जय स्वामीनारायण हरिस्मृति भगवानी स्मृति करता करता शूमे शू थी एक कोशिश है एक शब्द कहीने के लाख शब्द कहीने अर्थ तो एट्ल है कि भगवान मूर्ति भगवानी मूर्तिना भगवान स्मरण ध्यान महिमा जीव में समझे आजे समझिए के लाख जन्म समझिए समझ्या वगैरह छूटको नहीं जेटू वेहलू एटू जे वेलू सुख पा उन्नालो वैशाख तेको हो चारे बाजू गरमी हो ला होड़को लागो होाक लागो होल के थोड़ा अंतर परस मजा ना रेस्टोरा है વાતાનુકૂલિત છે એરકન્ડીશન છે બધી જ છે બાગ બગીચાઓ છે ખાવા પીવાની સુવિધાઓ છે હવે જેટલું વેલું પહોંચાય એટલું આપણા લાભમાં અને જેટલું મોડું કરીએ એટલા હેરાન થવાના ભાગમાં ખ્યાલ તો છે જ કે સામે છે પણ હવે જેને ઘણા કારણો હોય શકે ઈચ્છા પણ ન હોય ઘણી વાર એવું પણ હોય આમાં ઘણું બધું વિચારી શકાય ઈચ્છા ન હોય એટલા માટે ઈચ્છા ન હોય કે એને કદાચ વિશ્વાસ ન હોય કે કહે છે કે ત્યાં સરસ મજાનું નિવાસ છે પણ વિશ્વાસ ન હોય તો એને એમ થાય કે ત્યાં જઈને રખડશું દસ ગાઉ પંદર ગાઉ ટાંટિયા તોડવા ત્યાં જઈને કંઈ મળે નહીં તો હેરાન થવાનું હોય શકે આ ભગવાત માર્ગમાં પણ આપણે એટલે બ્રહ્માનંદ સ્વામી પૂછ્યું મહારાજને મહારાજ બધું જાણીએ છીએ તો અખંડ સ્મૃતિ કેમ રહેતી નથી મહારાજ કે શ્રદ્ધાની કચાશ છે નિશ્ચય જ દ્રઢ નથી જો ભગવાન નું નિશ્ચય યથાર્થ હોય તો એને અખંડ સ્મૃતિ રીએ જ મહિમા જાણ્યો હોય સમજાઈ ગયું હોય તો થોડો છોડે અત્યારે અહીંયા જ આપણે સોનાના સિક્કા ઉછાળીએ તેમાંથી કોઈ લે કોઈ મૂકે નહીં કારણ કે નાભી સુધી બધાને સોનાનો મહિમા સમજાઈ ગયો છે અને ભલે આપણે કહીએ પણ એ વિશ્વાસની કચાશ તો હશે જ પૂરેપૂરો વિશ્વાસ હોય તો તો ત્વરા આવે જ ઉતાવળ થાય જ અને કોઈ વિલંબ ન થાય ઘણીવાર આપણને એવું થાય ને કે કોઈ જગ્યાએ મેસેજ હોય કે આજે ત્યાં કથા વાર્તા સત્સંગ છે પણ એમાં વળી કોઈ ક્યાંક ભાઈ ઘણા આવા હોય ને જેને કહેવાય ને હિતવિરોધી તત્વો એવો અપપ્રચાર કરે કે હતી થવાની પણ હવે બંધ રહ્યું છે એટલે એને ગમતું ન હોય એટલે ઓડિયન્સને ટાળવા માટે આવો પ્રચાર જુદો કરે કે હતી પણ કેન્સલ થઈ છે એટલે જે સાંભળીને આવવા વાળા હોય એમાંથી કેટલા લોકો છે ને શંકામાં પડી જાય કે ભાઈ હસીય કે નહીં હોય જવા જ્યો એમ ભગવાન ના માર્ગમાં એવું છે કે બધું વાંચે ને કોઈ કોક ને સાંભળે ને કોઈ કોક ના અનુભવ જોયે ને કોઈના જીવન જોવે ઘડી એમ થાય કે મારા ભગવાન હશે કે નહીં હોય કારણ કે ઘણી વાર એમ જોવે કે ભાઈ કે છે ભગવાન ના માર્ગમાં ભગવાનમાં સુખદ છે તો હવે ઘણા ભક્તો એવા છે કે જે બિચારા દુખિત છે તો ત્યાં જઈને હેરાન થવાનું તો હશે જ એટલે ચાલુ હશે કે નહીં હોય પછી હવે આંખું મીઠીને બેસવાનું કઈ નકામો અર્થ નહીં એટલે ડાઉટ હોય જ એટલે ખબર છે સાંભળ્યું છે જોયું તો નથી ને જેણે જોયું છે એને પછી કોઈ વાંધો નથી જોયું એટલે એમ તો થાય ને કે મળો એ ત્યાં હશે કે નહીં હોય રેસ્ટોરા હશે કે નહીં એમ એટલે વિશ્વાસની કચાશ આવે પછી એમ પણ હોય શકે કે કોઈની પ્રતીક્ષામાં હોય કે આવે પછી જઈએ દોસ્તાર આવવાનો હોય પાછળ તો પછી તડકો ખાઈને ઉભું રહેવું પડે ને કે ભાઈ જઈએ ત્યાર પછી મેળ પડે તો એ શું છે કે એ પુત્ર પરિવાર પત્ની સંબંધીઓ સ્નેહીઓ જ્યાં ક્યાંય લારા ચોંટ્યા છે એ બધા બધા આવે તો જવું છે અત્યારે તેડવા આવે કોઈ જાય કે બધાને લઈ જાવ તો એટલે કોઈને જવું નથી જોયું એટલે કાં તો પ્રતીક્ષા છે એટલે કે ક્યાંક આ ચોટી છે એટલે નથી જવું એને અથવા તો એવું હોય જવું છે જાણે છે શક્તિ નથી લ્યો હાલવાની શક્તિ નથી મે હજાર પચાસ સિ ની ટુકડી લઈને સરહદ ઉપર જતો હતો ને ચાલીને તો ઘણું ચાલ્યા ઘણું ચાલ્યા હવે જ્યાં દુશ્મનોથી થોડા જેટલા દૂર જઈને પહોંચવાનું હતું ત્યાં હજી બાકી હતું પછી એની વાત થાકી ગયા હતા એટલે ચાલવું જરૂરી હતું એટલે મેજરે બધાને ઉભા રાખ્યા કે હું જાણું છું આ પહાડી પ્રદેશ આ ચાલવું તમને બધું કઠોળ છે હું જાણું છું પણ જઈએ એમાં જ હિત છે એટલે હું તમારો અભિપ્રાય પૂછું પચાસ જણા છો એમાંથી જેને ઈચ્છા હોય એટલે લઈ જાઓ બીજા થોડા તમે આરામ કરજો પછી આવજો એટલે એમણે કીધું કે ભાઈ જેને દેશ માટે મારા વચન ઉપર જેને આગળ ચાલવું હોય તો જ્યાં તમે ઉભા છો ત્યાંથી બે ડગલા ચાલીને આગળ એટલા લોકો આવે મને ખબર પડી જાય કે કેટલાની ઈચ્છા છે હું એક બેન ત્રણ ગણું એમાં તમે બે ડગલા આગળ ચાલી જાઓ એટલે પછી એટલા ને ઈચ્છા છે માનીને પછી જો બહુમતી હશે તો બધાને ઢસડીને લઈ જશું એટલે વન ટુ થ્રી કહ્યું અડતાલીસ જણા બે ડગલા બે જ મેજરના મનમાં અતિભાવના એ ખોટી પડી ને અડતાલીસ જણા બે ડગલા ચાલે મરી જાય પણ ચાલીને જવું છે અહીંયા કઈ રહેવું જ નથી પણ બે જણા નીકળ્યા એટલે મેજરના વિચાર ને સહાનુભૂતિ થઈ કે તમે બે જણા તમારી ઈચ્છા નથી દેશ માટે તો કે સાહેબ બે દેશ માટે મરી જવાની ઈચ્છા છે એમાં ના નથી હલાતું નથી જવું છે પણ અહીંથી હાલવા કોશિશ કરી પણ પગ જ કઈક જડ થઈ ગયા છે એટલે ચેતના જ વહી ગઈ છે અમારી ઈચ્છા તો ઘણી છે તમે જોવો છો ને અમારે આંખમાં આંસુ છે પણ હવે શું કરીએ પગ જડ થઈ ગયા સાહેબ ચાલી નથી બે ડગલાય ચાલી નથી એટલે ઈચ્છા હોય પણ અશક્તિ હોય તો શું કરે એટલે મહારાજે બચોનામૃતમાં કહેવું છે કે વૈરાગ્યની દુર્બળતા હોય તો ગમે તેટલા રૂડા ગુણની ઈચ્છા કરે તો કઈ રૂડા ગુણ આવે નહીં એટલે આવા ઘણા બધા કારણો છે કે જે કારણોને લીધે આપણને કદાચ ભગવાનની મૂર્તિમાં જોડાવાનું બહુ જ ઉતાવળ જેવું નહીં લાગતું હોય જ્યારે એ બધી કાં તો વિશ્વાસ આવી જાય બીજેથી બધા મનના તાંત જાય અને જીવ થોડો બળ્યો થઈ જાય તો જરૂર એ ભગવાન ભજન અને એક વસ્તુ એવી છે કે વિચારે કરીને કે પોતાને બળે કરીને ભજન કરવાનો વિચાર કરવો ને એ કઠણ પણ છે અને કરવું કઠણ છે તમારી મેળે તમે પાંચ માળા નિમ લઈ લેજો એ નહીં થાય બઉ કઠણ પડશે પણ ક્યારેક કોઈ ભગવાનના સાધુએ ભક્તો એ તમને કહ્યું છે ને તો બહુ સહેલાઈથી થશે અને એમાં જો સંતો રાજી થઈ ગયા હોય કોઈ એવા ભક્તો રાજી થઈ ગયા હોય ને તો તમારે ન કરવું હોય તોય દિવસમાં દસ પંદર માળા થઈ જાય કોણ જાણે જીવમાં સેજે થાય એટલે વછરામતમાં મહારાજ કીધું છે કે મોટાનો રાજીપો થાય ભગવાનનો ભગવાનના ભક્તોનો હરિજન ભગવાન ભગવાનના હરિના જનની જેના ઉપર દયા થાય તો એને ભગવાનને માર્ગે આગળ વધવાની શક્તિને સામર્થ્ય બળ વધી જાય છે જીવ બળિયો થઈ જાય છે તો જીવ ભગવાનને માર્ગે ચાલવામાં ભજન કરવામાં ધ્યાન ભજન કરવામાં બળિયો ક્યારે થઈ જાય તો કે જે ભગવાનને ભગવાનના ભક્તની શ્રદ્ધાએથી સેવા કરવા છે તો એને તત્કાળ સત્સંગમાં ભગવાનને માર્ગે આગળ વધવાનું બળ મળે છે એટલે ભગવાનના ભક્તોની સેવાનું બહુ મહિમા છે સેવાનો સત્સંગમાં જે છે ને મહિમા એ છે પોતે એકલા બળ કરે સેવા કરે તો કોઈનો રાજી પોતા બે જણા બળ થયું ને એટલે સેવા કરેજ એ થાય કે ભગવાન તમારે સારું કરે તો જો એનું બળ મળ્યું આપણે આ બોક્સને ધસડીને લેવું હોય તો એકલો મથુ આમાં તો એ ન થાય પણ હવે ઊભો થઈ બીજો જરા ટેકો કરે તરત આ આવે ને અશક્ય શક્ય થઈ જાય રાજકોટ બાજુથી એક ટ્રક આવતો હતો લીમડી બાજુથી નીકળ્યો ત્યાં બાજુમાં રસ્તામાં 5-10 કિલોમીટર લીમડી થી આગળ ઉભા તા ટ્રક વાળા એમ થયું કે હાલીને જાય છે બેસાડી દઉં હું એકલો છું ઉભી રાખ્યું આ જાવ આ જાઓ બાપા લઈ આવો બહુ સારું કે દ્વારિકા તમારું ભલું કરે બાપા કે ટાંટિયા તોડી તોડી મરી ગયા ને પોતાને કેભી નથી એમાં જ બેસાડી દીધા ભરવાડ હકોન પદો બે પહેલી વાર બેઠાય એટલે પેલી વાર બેઠા વાહન માં એવા ખુશ થાય જોયે રાખે આમ જોઈએ રાખે લીમડી આવ્યું ડ્રાઈવર હતો એ તો ચા પાણી કરવા નીચે ઉતરો ભરવાડ કીધું તમારા ના બાપા બે હવા પછી ઉતરા ત્યાં ત્યાં બેઠ પછી ઓયલો ડ્રાઈવર ચા પાણી કરીને આવ્યો ને સીટ ઉપર ગોઠવાનો અને આમ જે ઓલો ક્લ દબાવી પછી આમનો ગિયર દાંડ પકડવા ગયો દાંડો ત્યાં દાંડો જ નહીં ઓઈ ગયું ફરવાડ કે ભલામા ઠેઠ થી બિહાડ્યા તમારે કઈક મદદ તો કરવી જોઈએ હવે એકાથે આઈ પકડી રાખું એકાથે આ નીકળે જ નઈ ને આવું એટલે તમે આમ ગયા અમે બે નક્કી કર્યું કે આપડે કાંઈક તો મદદ કરવી જ જોઈએ અમે બે જણા વળી ગયા તે માંડ માંડ મચડી નીકળ્યું જો આ સીટે ઠેપડ્યું કાઢી દીધું ને એ લોકો તમારી ભલી થાય એના ઉપર તો સુકાન છે આપડી જે જીવનની ગાડી છે સંસાર તરફ જાય છે એના ગીય કાઢી નાખવાનું કામ આપણાથી એકલાથી થાય એવું નથી એ જો કોઈની મદદ મળી જાય ભગવાન ના ભક્તો ગાડી સંસાર તરફ જાય છે એ ચાલતી બંધ થઈ જાય એટલે સેવાએ કરીને બળ મળે એટલે જીવ ભગવાનમાં જલ્દી સ્વભાવથી જોડે એટલે એ કરવા જેવો ઉપાય છે ખાલી હાથ જોડીને બેસી તમે ગમે એટલી માળા કરો હું મને ઘણી ખરેખર જીવમાં દુઃખ પણ થાય અને દયા પણ આવે એવા ઘણા ભક્તોને હું જોઉં ને એ કોઈ સાધુ અમે ક્યાંય જોવું નહીં કોઈને કંઈ પગે લાગવું નહીં અરે આખો દિવસ માળા કરી રાખે આવે એટલામાં માળા કરી રાખે કેટલી વાર કલાકો કરી રાખે મને દયા ગમે એટલું કરે એટલું બળ ના મળે એટલા દુખિયા હોય તમે જોજો કારણ કે એક તો શું કરે છે ભગવાન સાધુઓ ભક્તો સામા મળે છે એનો અનાદર કરે છે એને એવી કઈક મનની અંદર ગ્રંથિયો છે જેથી કરીને અનાદર કરે છે અનાદર ન કરવો જોઈએ કોઈ દિવસ અને એ અનાદર કરે છે એટલે એક તો એ દોષ લાગે છે એને બીજું એને કઈ છે નહીં હવે એને એમ છે ભગવાનનું કામ ને આપણે બીજાનું શું કામ છે એ થાય શક્ય જ નથી આ માર્ગમાં તો જ નથી જ ભગવાન ભક્તો એનો સહયોગ જોઈએ જ જોઈએ ને જોઈએ જ એમાં એમ માને કે અમે ઘેરે બેઠા ભગવાન ભજી લઈએ એ સુફિયાણી વાતો છે ભજીયા ત્યારે ખબર પડે બઉ તકલીફ પડે એટલે સરળ રસ્તો તો એ જ છે કે ભગવાનના ભક્તોનો સંગાત હોય બસ આપણે રસ્તે જતા હોઈએ તો એ બે ત્રણ જણા સંગાથમાં મળી જાય તો આખો આનંદ આવી જાય ને તમે એકલા જ જાઓ કોઈ યાત્રા પાંચ છ જણા હાર્યા જાઓ છો મજા આવે ને એકબીજાને ટેકો કર્યા આ છે તે છે આમાં પણ એવું છે અને આમાં તો એ રાજીપાનું કામ છે એટલે સેવા કરવામાં ક્યારેય પણ ઘણા એવા હોય સેવામાં ના માને આપણને કહે છે પણ આપણને લાભ મળ્યો આપણા જીવનનો એક મોટો લાભ મળ્યો કે જેથી કરીને ભગવાન ભગવાનના ભક્તો સત્સંગ એને અર્થે કંઈક સેવા કરવાનો દેહ કરીને અવસર મળ્યો એ બહુ જ મોટું કામ કરે એ અને તમે જો ને તમે આ છો પણ જો તમારે કોઈ એક જ હશે કોઈ એક વાર તમે કરી જુઓ તમે જે કોઈ પગથી આવે ને બધા જોડા ઉતારે ઉતારતા જાય ને બધાને હરખા કરી કરી મૂકતા જાઓ એક કરો બે વાર કરો બધાનું ધ્યાન જાય કે આ માળો સેવાભાવી તો છે બધા મળશે બોલવા સેવાભાવી તો છે જબરું કે આમ કોઈનો જોડો ઊંધો પડી ગયો છે તરત હરખો કરીને ઉતારી મૂકી દઈએ પાછા ઉતારીએ આપણે ત્યારે પાછા લઈ લઈને હવના ગોતી ગોતીને મૂકી દઈએ તો પછી તમારે ક્યાંય જવાનું હોય ટુર કાઢતા હોય ત્યારે એની પાસે કઈ સગવડતા ન હોય તમે શું કે ભાઈ પેલાને લઈ લેજો એ વિચારો કેટલો ભાવિક છે નહીં કઈ સગપણમાં થાય તો દ્રષ્ટિમાં આવી ગયું એટલે આ સેવા આવી રીતે માણસને તારી દે છે અને એ સેવા કરવાથી ભગવાનના માર્ગ ધ્યાન ભજન કરવામાં આગળ વધાય છે એટલે જ ભગવાન ભગવાનના ભક્તોનો મહિમા છે સેવાનો એટલે કોઈ જગ્યાએ ધર્મસ્થાન હોય હોય તે હોય ભક્તો હોય ની સેવા કરી તો ભગવાનને માર્ગે આગળ વધાય ને ભગવાનની મૂર્તિમાં સુખ છે જ પણ આગળ કહ્યું એમ વિશ્વાસ આવે ચાલે અને જેટલો ઝડપથી ચાલે એટલો વહેલો પહોંચે બાકી તો આ સાંભળે જ રાખીએ આવી સભા એટેન્ડ કરીએ એ સારી જ વાત છે કારણ કે માહિતી હશે તો ક્યારેક કામ આવશે બાકી સાંભળે જ રાખવાથી કંઈ પહોંચાય નહીં આખો ઇન્ડિયાના યાત્રા ચારધામ ની યાત્રા નકશો લઈને રોજ તમે અભ્યાસ કરે ચાર ધામ યાત્રા થાય નહીં કોઈ રેસ્ટોરા માં અને ત્યાં મેનુ વાંચે એમાં હજી વેલી ગામડા થી બિચારી આવી છે ને કઈ શેર ની કોઈ દિશમ હોય નહીં ભાઈ રેસ્ટોરામાં લઈ ગયો હજી ટેબલ ખુરચી પર આમ ગોઠવાણા એટલે ઓડલો તો ગણેલો ગણેલો છે એના બાની ગામડા થી પેહલી વાર ઉપાડી લાયો છે એટલે એટલે વેઇટરે આવીને કીધું કે સાહેબ એ તો એની રીત પર ને આ બાઈને બધું નવું લાગે એટલે પેલા વેઇટરે કીધું કે સાહેબ શું લાવું તો એમ કહે ને મેલું લાવે પેલા મેનુ લાવે પેલા એટલે ઓલો ગયો મેનુ એટલે પેલું લિસ્ટ બધે વાનગીઓનું એની ઘરવાળી ઓઈલો ગયો એટલે તરકીય જો તમારે જે મંગાવું મંગાવીજો મને તો ભાખરીને શાક જ ભાવ તમારે મેનું ખાવું ખાઈ જ્યો તમારે મેનુ ખાવું ખાજો મારે ભાકરી ની શાક જ જોશે એને મેનુ છે એ કઈ ખાવાની ચીજ છે ખાવાની નથી ખાવાની વાનગીઓનો અભ્યાસ વાંચવાની લિસ્ટ છે પણ એ વાંચે જ રાખી એનાથી કઈ પેટ ભરાય નહી છાપાની અંદર લગભગ ઘણા એવા છાપાની અંદર એક અઠવાડિયામાં એક બે દિવસ તો હોય જ જુદી જુદી વાનગીઓ બનાવવાનું એને ચાટિયા રાખી એનાથી કઈ પેટ ભરાય કેવી નહીં તરફ એવા ફોટા પાડ્યા હોય એ પીજા બીજા અંદર એને ગોઠવીને એવા જ હતા દિવ્ય ભાસ્કર જવાના તેવા સરસ પ્રિન્ટિંગ હોય તમને એમ થાય કે પાણી ટપકે નહીં હમણાં એવું લાગે હમણાં છાપું પર લઈ જાય પણ એને ચાટવાથી કંઈ પેટ ભરાય નહીં એ વાનગીઓ તો આપણે બનાવવી પડે ને કાં લાવવી પડે ને ખાઈએ ત્યારે જ તૃપ્તિ થાય એમ ભગવાનની મૂર્તિના સુખની વાતો એ સાંભળે રાખે ગમે એટલી કરે પણ જ્યાં સુધી આંખો મીચીને બેસીને અભ્યાસ કરે નહીં ત્યાં સુધી એને કંઈક પેટ ભરાય એ તો કરવું જ પડે અને થોડું ઘણું શું આગું પાછું કરવું એ આપણે ગયા પ્રવચનમાં કીધું છે ભગવાનની મૂર્તિનું સુખ તો અદભુત છે હવે હું તમને એક થોડી વાત કહું આમ થોડુંક ધ્યાનથી સાંભળવા જેવી છે બહુ મજાની છે થોડી આમ ચીણી જાડી બે છે તમે તળાવ જોયું છે તળાવ સરોવર જોયા હશે પાણી ભીર્યું હોય ફર્સ્ટ ક્લાસ પણ એમાં ગાય ભેંસ એમાં પાણી પીવા જાય એમાં અંદર પગ મૂકે એટલે પાણી ડોળાઈ જાય કાદો કીચડ ઉછળે અને પાણી ડોળાઈ જાય ગંદુ થઈ જાય કાદવ ઉછળે એટલે નહીતર હતું કેવું મોઢું દેખાય એવું આછું તાજું તેલ જેવું હતું ને પણ ગાય ભેંસે પગ મૂક્યા એટલે બધું ડખોળાનું વિક્ષેપ થયો ને ડોળાઈ ગયું હવે જોયું ન ગમે એવું થઈ ગયું એમ આ આપણું મન છે ચિત્ત છે હયું છે અંતઃકરણ છે અંતર એ એક તળાવ સરોવર છે એમાં સંસાર વ્યવહારના જે બધા વિક્ષેપો આવે છે ને એ બધું આપણું ડોળી નાખે છે એવી થપાટો લાગે છે એ બધો વિક્ષેપનો પથ્થરો પડે એટલે જ્યાં બરાબર શાંત હોય એ બધો કાદવ કીચડ ઉછળે છે અને મન છે એ બધું અસ્ત વ્યસ્ત થઈ જાય છે ચિત્ત ડોળાઈ જાય છે પાણી ડોળાઈ ગયું ચિત્ત જાય છે એટલે વ્યગ્રતા ઉદ્વીગતા જમતા હોઈએ કે કોઈ તમે કયું નાટક જોતા હોય એવું જોતા ને એમાં તમને આવીને કોઈ કાનમાં એમ કે તમારા આમ થયું તેમ થયું એવો કોઈ ખરાબ સમાચાર આવે જો વિક્ષેપ આવ્યો તરત ડોળાઈ ગયું મન શાંતિ હતી ગઈ એટલે કંઈક કોઈ કડવા વેણ કહી દીધા જો ડોળાઈ ગયું જોયું કેમ ડોળાઈ આપણે જોઈએ કોઈ કઈ નહીં જવાનું કહી દીધું કોઈ અપમાન કર્યું ધાર્યું કઈ ન થયું તો તરત ડોળાઈ ગયું કંઈક એવું સાંભળવામાં આવી ગયું વિકારી સાંભળવામાં આવ્યું તરત હલચલ મચી જશે કઈક એવું જોવાઈ ગયું બહુ નિરાયતે શાંતિ હોય પણ જો કઈ નજર માં આવી ગયું તો ઓ પછી કઈ મજા ના આવી અંતરણ ડોળાઈ ને મને વિક્ષેપ થઈ ગયા રૂપ કઈ જોવાઈ ગયું આકર્ષક મનમાં થઈ ગયું તો પછી હવે એ જીવડો ખેંચાવા માંડે નહીં તો બેઠો હોય એટલે વિક્ષેપ થઈ ગયો એક બેન નીકળ્યા છે તો એક જણા જોવાની એ એમ કઈક બોલવા જોઈએ નઈ બોલવા જેવું બોલી ગયો છે તો બેન કે સેન્ડલ ખાવું છે એ કે ના આજ મારાપ્પા છે આ બધા છે ને એ વિક્ષેપો આપણા મનને ચિત્તને ડોળે છે વ્યવહારની પ્રવૃત્તિઓ આપણા ચિત્તને ડોળે સવારે ઉઠીએ ત્યારે નીરવ શાંતિ હોય પણ જેમ જેમ સૂર્ય તપતો જાય ને વ્યવહાર માલતા જાય જેમ જેમ જાય એમ કેવું થાય છે સાંજ થાતા થાતા તો હજુ તપી જાય છે ને પછી માંડ માંડ ટાળું પડે ને એક બે વાગ્યે ઊંઘ આવે ને પછી દસ વાગે ઉઠે એ બધા વ્યવહારમાં જે તપામાં કઈ ઓછું વધતું હોય કઈ બાકી રહી જતું હોય તો રિમોટ કંટ્રોલ લઈને ટીવી નું ઊંધું લઈને ભેળો રાખીને શું એ વળે ત્યાંથી આમાં ચેનલો બદલાવેલા કે બે દસ પંદર ને વીસ પચીસ ત્રીસ ને પાંત્રીસ પછી એ ઠરી જાય ને આ ઠરી જાય હવે એ તપાવતું જાય આ તપાવતું જાય તો શું આમાં વિક્ષેપો જ છે કામ ક્રોધાધિત ના વિક્ષેપો આપણા મનના સરોવરને ડોળી નાખે છે ભયંકર આ ડોળ છે પણ જેટલા સમજાય એટલા જ કામ મહારાજા પાંડુ હતા વનમાં ગયા તા બહુ ચક્રવર્તી રાજ સ્થાપ્યું થાક્યા આપણે વાત કરી ગયા રવિવારે પણ એ જુદા સેન્સમાં કરી રહી પછી વનમાં થાક ઉતારવા માટે આરામ માટે થોડું શરીર હતું ને માંદું એટલે ગયા તા પત્ની કુંતા અને મારી પાંડુ નિવાસ કરે છે પ્રકૃતિનું ગોદમાં રે ઋષિઓનો સત્સંગ કરે શાંતિ કરે શરીર સારું થાય એટલે પછી હસ્તીના આવશું આવા મનમાં કોડ અને ફરીથી રાજ સુધુરા સંભાળી લેશું પણ આ તો ધારુ તો આ કે ગતિઓ જુદી છે કર્મની હિસાબ ની એવા પાંડુરાજ મહારાજ આ ક્ષત્રિ છે એટલે હથિયાર ની આખી પ્રેક્ટિસ તો ભૂલાવી ના જોઈએ ને એટલે ક્ષત્રિયો ક્યાંક ક્યાંક આ મૃગીયાનો વન્ય પશુઓ સાથે અસ્ત્ર શસ્ત્રના સંધાન કરી પાડી દેવાનું શિકાર કરવાનું કહ્યું છે એટલે કારણ કે એ વગર કેવી રીતે યુદ્ધમાં પારંગત થાય એવો કહે છે ઈરાદો અને એ વાત સાચી ને એવું કરતા છે એટલે દોડતા પશુઓ રાની પશુઓ એને ખૂબ શિકાર કરે તો એમાં દૂરથી એક મૃગલો મૃગલી દેખાયા અને પાંડુ મહારાજ હથિયાર હાથ અકળાઈ ન જાય અને શસ્ત્ર વિદ્યા નિપુણતા રે ક્રિકેટરો જેમ સતત એને કઈ બેટિંગ બોલિંગ કરે જ રાખવું પડે નેટ પ્રેક્ટિસ રૂપે કરવું જ પડે એ મૃગલો મૃગલી દેખાયા એટલે એને સાના નાના કરતું એક તીર એવી રીતે માર્યું મૃગલો મૃગલી બેય વિંધાઈ ગયા એક તીરથી પણ આશ્ચર્યનો આઘાત થયો કે એ મૃગલોન મૃગલી હતા નહીં એક કિંદમ ઋષિ ને ઋષિ પત્ની હતા મૃગલો મૃગલીનું રૂપ ધારી નહીં ફરતા હતા અને એને આ બાણ લાગ્યું અને કિંદમ ઋષિએ કહ્યું કે રે રે એ તરત મૂળ સ્વરૂપમાં આવી ગયા ફટ તને અમે તારું શું બગાડ્યું જા હું ઋષિ પત્ની સાથે પત્ની સાથે ત્યારે અહીંયા હતો અને તે મને બાણ મારીને આવી રીતે હત્યા કરી શાપ આપું છું તું પણ તારી સ્ત્રીનો સ્પર્શ કરીશ એ જ ક્ષણે તારું મૃત્યુ થશે પાંડુ મહારાજ બહુ ડખાય ગયા કારણ કે હજી કોઈ બાળક હતું જ નહીં સંતાન જ નહોતા પાંડુ મહારાજ ઋષિએ સાપ આપ્યો પાંચ પાંડવો નથી એને ઋષિએ સાપ આવ્યો તારી પત્ની સ્પર્શ કરે એ જ ક્ષણે તારું મોત થશે બહુ દુઃખી થઈને પાછા ફેર્યા કુંતી માદરીને વાત કરી ન થવાનું થઈ ગયું વંશ કોણ તો શું થયું હતું આવી રીતે થયું હવે તો કોઈ સ્પર્શ થાય નહીં તો બાળક ક્યાંથી વંશ કોણ પારસદાર કોણ બહુ ચિંતા છે મને ત્યારે કુંતાએ મુખ ખોલ્યુંમાં કુંતાએ કે મને દુર્વાસા ઋષિએ બચપણમાં સેવા કરી એટલે પ્રસન્ન થઈને મને પાંચ વરદાન મંત્ર રૂપે દેવતાઓના આપ્યા છે એટલે એના આહવાનથી મને પુત્ર પ્રાપ્તિ થશે એવું મને કહ્યું છે બહુ સરસ તો પછી એમણે ધર્મરાજથી યુધિષ્ઠિર ઇન્દ્રથી અર્જુન વાયુદેવથી ભીમ ત્રણ પુત્રો કુતાએ પ્રાપ્ત કર્યા પછીવતી થાવ તો માદરીને બિચારી શું કેવા હેતભાવ એટલે પોતે કે તું બે મંત્રો તને આપું છું એટલે એને અશ્વિની કુમારના બે મંત્રો એમને આપ્યા એનાથી સહદેવ અને નિકુલ નો થકી જન્મ થયો આવી રીતે પાંચ પુત્રો થયા હવે એ આ શકુની ને પેલા દુર્યોધન ને શિશુપાલ ને ખાપરા કોડિયા ખબર એટલે ઓલો શિશુપાલ કેતો પાંડો તો વર્ણશંકર છે એ ક્યાં અહિયાં પાંડુના દીકરા જ છે એને ગાદી દઈ ડખો મૂળામાં એના હોય તો ને એના તો છે જ નહીં એ તમે વચના જે અવગુણની વાત કરી છે ને ત્યાં શિશુપાલ જે બોલે છે એ બહુ વિચારવા જેવું છે પાંડો તો વર્ણશંકર છે પાંચ ભેળા પાંડો વર્ણશંકર ભેળા થઈને કૃષ્ણને પૂજ્યો એટલે હું ભગવાન થઈ ગયો એને ક્યાં મધુનામ દૈત્ય માર્યો છે એને તો મધના પુડા ઉખેડ્યા છે વાત એ સાચી કે ભગવાન શ્રી કૃષ્ણ મધુસૂદન નામનો કોઈ દૈત્ય માર્યો જ નથી મધુસૂદન એટલા માટે કે છે કે વિષ્ણુ જ છે એટલે વિષ્ણુ ભગવાને મધુ કઈ માર્યા છે એટલે એમને તો કહેવાય જ પણ એ બોલાને જો એક બાજુ ઘટના સાચી છે અને બીજી બાજુ ઘટના ખોટી પણ છે એટલે જો સૂક્ષ્મ બુદ્ધિ દેવી શક્તિ ન હોય તો ભગવાન અને ભગવાનના ભક્તની કોઈ ચેષ્ટા સમજમાં આવે નહીં આપણને તો આપણે સાચા જ છે ને પણ જો બહુ તકલીફવાળું કામ એટલે હવે બોલો કે એ છે પર્ણશંકર છે અને આને મધુ નામનો દઈ કે માર્યો જ નથી આ તો મધના પૂડા ઉખીડા ગાયો ચરાવા જતા ત્યારે એટલે એનું નામ મધુસુદન પીડ્યું છે અને બગલો એટલે સુ ભગવાન થયો હકીકત માં વત્સાસુર ને બકાસુર ને બધા અસુરો આવ્યા હતા પણ એની દ્રષ્ટિએ તમે જો શિશુપાલ બોલે છે પણ જે પાછળની વાત છે એ શિશુપાલ ખબર નથી એટલે આ બધી મોટી રામાયણ છે ઘણી બધી વાત છે જવા દઈએ પણ એટલે પછી તો પાંચ પુત્રો તો પ્રાપ્ત થયા હવે મારે જે વિક્ષેપની વાત કરવી છે એ કે પાંડુ મહારાજનું ત્યાં મૃત્યુ થઈ જાય છે કેમ થાય છે તમને કદાચ ખબર હશે નથી ખબર હવે એને ખબર જ છે પુત્રો તો મળી ગયા વારસદારની ચિંતા નથી પણ આપણે શું વાત કરી હતી કે જે સરોવર હૈયાનું છે એ એ વિક્ષેપ થાય છે ત્યારે ઢોળાય છે એ ડોળાવવાની પાછળ કામ કરો તારીખ છે તો પાંડુ મહારાજ સમજે છે જે ઘડીએ હું પત્નીનો સ્પર્શ કરીશ તે જ ઘડીએ મારું મૃત્યુ થશે તો પણ બેઠા છે અને એમાં માદરી પાણી ભરીને આવે છે માથા ઉપર જળકુંભ છે અને પાંડુ મહારાજે સવારના પોરમાં એવા એકદમ ખુશનુમાં વાતાવરણમાં માદરીને જોયા મનમાં વિક્ષેપ થયો અને એ પોતાના આખા મોતનો સંદેશ હતો છતાં ભૂલી ગયા અને માદરીને સ્પર્શ કર્યો એ જ ક્ષણે પાંડુ મહારાજનું મૃત્યુ થયું આમ પાંડુ મહારાજ એટલે વિક્ષેપો છે વ્યવહારમાં એ વિક્ષેપો આ જેમ સરોવરનું પાણી ડોળ્યું પેલા પશુઓ એમ આપણા મન ચિત્તને ડોળે છે એટલે આખું અંતઃકરણ ડોળાઈ જાય છે અહિયાં ધ્યાનની હેતુતા છુપાયેલી છે ભગવાનની મૂર્તિનું ધ્યાન ભજન કરવાનું જે છે ને એ અહિયાં છે આ એ રહસ્ય છે આ એનો ઉદ્દેશ છે શું પછી તમે એ જોયું છે એ તળાવ સરોવરનું પાણી પશુઓ પગ મૂક્યા અને ડોળાઈ ગયું એ જોયું છે ને જોયું છે ને તમે હવે તમે એ જોયું છે કે થોડોક લાંબો સમય જાય એટલે પાછું ધીમે ધીમે પાણી આછરી જાય એમ કે એટલે બધો કચરો ક્યાં જાય बदो कचरोसी जाए पाचु पानी केवु जाए चोखू स्वच्छ एम आ चित्त आ मन आपूँ से योड़ जाए संसार विक्षेपो थी पन ध्यान है यमसवा बढ़ो कचरो बढ़ोज नीचे आ जाए एकदम चित्त है ये परम स्वच्छ थी जाए ध्यान त्याग करें પણ હવે ધ્યાન ધ્યાનના ભેદ સમજવાના છે એટલે ધ્યાન જે સમાજમાં બધી જગ્યાએ તો ઘણી પ્રકારના પ્રચલિત છે આજે તો મેડિકલ ડૉક્ટરોએ મેડિકલ મેડિસિનની સાથે સાથે મેડિટેશન આપવાનું કહે છે મેડિસિન ને મેડિટેશન આવું લખે પ્રિસ્ક્રિપ્શનમાં એ પણ લખતા થઈ ગયા છે કારણ કે એનાથી બીપી કંટ્રોલ થાય છે એ હાર્ટ એટેકમાં પણ સારું રહે છે ઘણા બધા સ્ટ્રેસ ઓછા થાય છે લખે છે અને ઘણા કરે છે ને સમજે છે ને આજે તો ડોક્ટરો મેં એના દર્દીઓની સારવાર કરે છે એ પાછા ડોક્ટરો બાબા રામદેવ શિબિરમાં જાય છે પેશન્ટને પણ કરાવો અને એનાથી એને ફાયદા થાય છે એ શું કરે છે ધ્યાનમાં બેસીને પછી ધ્યાન જુદા જુદા અનેક પ્રકારના છે કોઈ હૃદયમાં ઉતરવાનું છે હૃદય કોઈ બિંદુ ધારે છે કોઈ હૃદયના શૂન્યકાશને શૂન્ય અવકાશને જુએ છે કોઈ જ્યોતિનું ધ્યાન કરે છે બધા એવી રીતે છે કોઈ શ્વાસની આવન જાવન જુએ છે જે જુદા જુદા વિપક્ષોના પ્રેક્ષા બધું છે પણ એવા ઘરા ધ્યાનમાં પડવું નહીં જેને ફાવે ભલે કરે પણ એ કરે છે એવી રીતે એ બેસવાથી ચિત્ત છે એના વિચારો મનના વિચારો ધીમે ધીમે ધીમે બ્રેક લાગે છે શાંત થઈ જાય છે એટલે ઓલો કચરો બધો નીચે બેસી જાય છે આ ધ્યાનની વાત છે પણ અહીંયા આપણે જે ધ્યાન કહીએ છીએ એમાં બહુ મોટો ભેદ છે કે એ જે બધા ધ્યાન કરે તો બિંદુ ધારે જ્યોતિ ધારે જે ધારવું હોય તે ધારે શૂન્યવકાશ ધારે શ્વાસની આવન જાવન જોવે જે જોવું હોય જોવે મનને શાંત કરે અને ધ્યાન લગ્ન કરે પણ ભગવાનની મૂર્તિને ધારીને ભગવત સ્વરૂપનું ધ્યાન કરવું એના જેવું બીજું કોઈ શ્રેષ્ઠ ધ્યાન નથી કારણ તમે એ પણ જોયું હશે શું કે જે પાછો કળણ બેચી બેસી ગયો હતો ને પેલા ડોળાયેલું જોયું પાછું આછરી ગયેલું જોયું પણ પાછું ફરીથી કોઈ આવે તો પાછું ડોળાય નહીં કચરો તળિયે પડ્યો છે એમ ભગવાનની મૂર્તિ સિવાયના બીજા જેટલા પ્રકારના ધ્યાન આવે ત્રણસો સાડા જે હોય તે જેટલા કરવામાં આવે બધા કરવામાં આવે પણ કચરો તળિયે પડ્યો છે એ ભગવાનની મૂર્તિનું જે ધ્યાન કરે એના હૈયા માંથી કચરો જ નીકળી જાય એ ભગવાનના મૂર્તિના ધ્યાન સમજાય ને તમને શ્રીજી મહારાજ ઊંઝા પધાર્યા ઊંઝાના ગામને બહાર સરસ મજાનું તળાવ મોટું તળાવ વખુંબર પાણી ભરેલું શ્રીજી મહારાજ ત્યાં પધાર્યા પછી ઉતારા ને બધું થયું એટલે દરબારો સાથે હતા એ પણ બધા ઘોડાવાળા એટલે દરબારોએ કહ્યું કે મહારાજ અમે ઘોડા ને તળાવ ની પાડે જઈને તળાવમાં પાણી પીડાવી આવીએ ને કે સારું લઈ જાઓ બધાને હરિભક્તો કે મહારાજ ત્યાં પાણી પીવાનું નહીં થાય મહારાજ કે કેમ તળાવ છે ને ભણે દરબારો કે ભણે તળાવ છે ને પછી કેમ પાણી પીવાનું મહારાજ બહુ તકલીફ છે તળાવ છે આખું ભર્યું છે છલો છોલ પણ કોણ જાણ દુર્ભાગ્ય કયો કે કોઈનો પ્રકોપ કયો કોઈનો સાપ કયો જે કયો પણ તળાવમાં હાથ હાથની સેવા લીલ છે સ્પીરી લીલ હાથ હાથ એટલે કોઈ પશુ પક્ષી પ્રાણી માણસ કોઈને તળાવનું પાણી ઉપયોગમાં આવતું નથી અમે તો આને સાફ માનીએ છીએ કે આટલો લીલ થાકી જાઓ તમે કોઈ દિવસ નીકળતો જ નથી કાઢો ડબલ થાય એટલે ગામ થાકી ગયું સફાઈ જ નથી કરતું હાથ હાથ લીલ એટલે ક્યાં જાય અને એકવાર સાફ કરી ન થતો હોય તો તો પહોંચી જવાય જેમ સાફ કરો ડબલ થાય એટલે કોઈ રીતે મહારાજ આને પહોંચાતું નથી દુઃખની વાત છે પણ રહેવા દઈએ છીએ એટલા માટે તળમાં પાણી સાચું થાય બાકી પીવાનો ઉપયોગમાં નથી મહારાજ કી એવું હોય ગામને આટલી બધી તકલીફ હોય તો આપણે તો ઘોડા પીવા જવું છે ચાલો લાવો મારી માણે વર્ગની માણકી થયા મહારાજ માણકી ઘોડી ઉપર સવાર કેવા શોભતા છે તમે બે મહિના આમ તમે જુઓ આંખમાં વેચીને સરસ મજાની માણકી ઘોડી ઉપર અણિયાળી મોજડી માથે ત્રણ છોગલાવાળી પાગ હાથમાં સરક આંગળીઓમાં નખ વેઠ વેઠવીટી પહેર્યા હોય માણકીની સરખ હાથમાં રહી ગઈ હોય અને મહારાજ સરસ મજાના ધીમે ધીમે માણકીને હંકારતા જુઓ કેવા દાતા કાનહુરી માણકીની જુઓ મહારાજની સરસ મજાના શ્વેત વસ્ત્રો ખેંસ આ બધો ધીમે ધીમે રૂમમાં રૂમા રૂમા કરતાં કરતાં મહારાજ ઊંઝાના તળાવને પાળે જઈ અને માણકીને જ મહારાજે તળાવમાં નાખી એટલે બધા હરિભક્તો કે હા મહારાજા માણકી ખૂંચી જશે નીકળશે નહીં ઓ રાખો પ્રભુ પણ માણકીને મહારાજે જેવો ઈશારો કર્યો માણકી સડ સડ સડ સડ ગઈ ત્યાં તો ધીમે ધીમે આગળ વધતી જ ગઈ તો પેટ સુધી પાણી આવવા માંડ્યું એટલે હરિભક્તોને જીવ ઊંચા માંડા થવા મહારાજા કાદવ કિચડમાં માણકી રાખો રાખો પણ મહારાજે જ જ દીધું અને માણકી પણ મહારાજનું જાણે પેટથી ઉપર જ્યાં પાણી પહોંચ્યું માણકીને મોડે પાણી આવવાનું થયું છે એટલે માણકી ગઈ ત્યાં મહારાજના ચરણ પાણીને હૈડ્યો અને જેવો તળાવના પાણીને મહારાજનો ચરણ મોજડી સહિતનો હૈડ્યો અને ભાઈ શું થયું તમને ખબર છે પાંચ દસ ફટાકડાની લૂમ કોઈ એક સાથે લગાવે પછી તમે જોવો છો ને ફટાફળ બોલે તડાકા એક પછી એક પછી એક સાથે કેટલા કેટલા તડા બોલી જાય એવું આખા એ ઊંઝાના તળાવના સરાવમાં જાણે લૂમ ફૂટી એક સાથે અને બધો સેવા તડા તળ તડા તડ ફટાફટ ફટાફટ ભટાફટાફટ ફૂટી ફૂટી અને બધો તળીયે અષ્ટ થઈ ગયો અને તળાવનું પાણી પણ એવું એ ભગવાન ના ચરણ નો પ્રતાપ છે અને એ ચરણ આપણે ધ્યાન કરવાની વાત કરીએ છીએ કે જે ચરણથી જો આવા સામાન્ય જળના આવા હાથ હાથના શિયાળ કાપી નાખે જીવ એના હૃદયમાં એ ચરણનું ધ્યાન કરે તેના ભાવ ભવ ના સેવાળ એ સેવા થોડો ઓછો ચીકણો હશે પણ આ ચીકણો સેવા જે હયામ ગરી ગયો છે એ ભગવાન ના ચરણ પધરાવા વગર જાય ને બીજા ગમે એટલા ધ્યાન કરીએ પણ ભગવાન ના ચરણ ભગવાનની મૂર્તિનું ધ્યાન એ જ નિર્ગુણ છે એના જેવું બીજું કોઈ નિર્ગુણ ધ્યાન નથી થોડી ઝીણી વાત છે ભગવાનની મૂર્તિના ભગવાનના સંબંધ વગરના ગમે તેવા ધ્યાન કરીએ તો એનાથી નિર્ગુણ થવાતું નથી નિર્ગુણ એટલે ગુણથી પર ગુણ એટલે શું માયાના ત્રણ ગુણ ક્યા ગુણ ત્રણ રજો ગુણ એટલું ખ્યાલ છે ને માયા ના ત્રણ ગુણ છે માયા ના નહી એટલે માયા ત્રિગુણાત્મિકા છે ત્રણ ગુણ એ જ માયા રજોગુણ તમો અને બસ આ પ્રકૃતિ માયાના ત્રણ ગુણ એ ત્રણ ગુણ જ આ સૃષ્ટિ થઈ છે રજોગુણ તમો અને સત્વો ગુણ એમાંથી આખી આ સૃષ્ટિ આ દેખાય ને આ ત્રણ ગુણ જ પ્રગતિ છે પૃથ્વી જળતેજ વાયુ છે એ પંચ ભૂતો જે છે એ વદાય આકાશ સહિતના પાંચ ભૂતો એ પણ આ ત્રણ ગુણમાંથી પ્રગટ થયા છે ત્રિગુણાત્મિકા છે સૃષ્ટિ અને માયા ત્રિગુણાત્મિકા છે રજોગુણ તમુગુણને સપગુણ રજોગુણ શું છે ભોગવી લેવું ખાવી લેવું જોઈ લેવું ભાગોભાગ ચંચળતા પ્રવૃત્તિ ધમાલિયા જીવબળોનું કામ ક્રોધારિકમાં જે વ્યાપ્ત થઈ જવું એ બધું શું છે રજોગુણ અને તમોગુણ ગુણ આળસ તંદ્ર નિદ્રા જડતા હિંસા આ બધું તમો છે એટલે બીજા ગમે એટલા ધ્યાન કરે ભગવાન સંબંધ વગરના તો રજો ગુણ તમો ગુણ બેસી જાય પણ સત્વગુણ એ પણ માયાનો છે સત્વગુણ શું છે શાંતિ પ્રકાશ તો ધ્યાન કરે તો શાંતિ મળે પ્રકાશ થાય શીતળતા થાય બધું પણ એ સત્વગુણ છે એ પણ માયાનો છે માયાથી પર થવાય નહી આ કુદરતને જોવી સરસ મજાના છાગ સાગરો નબને પક્ષીઓને ઉડતા કિલોલ કરતા આ બધું જોવું તો એક સાત્વિક આનંદ છે ને એ નથી તમોગુણી નથી દિલ ખુશ થઈ જાય ને કોઈ દરિયા કિનારે તળાવ સરોવરે કે તમે જાઓ કેટલો કાંઈ પણ ન હોય તો આનંદ કેટલો આવે સાત્વિક આનંદ છે એ અહીંયાને બગાડશે નહીં પણ દિવ્યતાથી ભરશે પણ એ માયાથી પર નથી પણ માયાથી પર થવાતું નથી ભગવાનની મૂર્તિનું ધ્યાન કરે ત્યારે રજોગુણ તમોગુણ તો જતા રહીએ પણ સત્વગુણ ને પણ પાર કરી નીકળી જાય ત્યારે એ ભક્ત નિર્ગુણ છે અને એ નિર્ગુણ કેવળ ભગવાનના ધ્યાને કરીને જ થાય છે ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું છે દૈવીયશા ગુણમયી મમ માયા દુરત્યયા મામ એ એ પ્રપજંતે માયામ એતામ તરંતી હે અર્જુન ત્રણ ગુણાત્મકી આ મારી માયા છે એને તરવી દુરત્ય બહુ મુશ્કેલ છે પણ જે મારો આશ્રય કરે છે એ સરળતાથી આ માયાને પર પાર કરી જાય છે એટલે એ ભગવાનના ધ્યાનથી નિર્ગુણ થવાય છે નિર્ગુણ છે અને એમાં જે ભગવાનના સંબંધ વગરની બધી સાધનાઓ છે એમાં સગુણતા શું નિર્ગુણતા શું સૂક્ષ્મતા ઘણી છે પણ આપણે એમાં નહીં પડીએ ભગવાનની મૂર્તિના ધ્યાને નિર્ગુણ થવાય છે દેહમાં હોવા છતાં દેહમાં ન હોય ભાઈ દેહના ભાવ ન હોય એટલે બોલો ગોવર્ધનભાઈ વડતાલ આવ્યા વડતાલ ને તળાવ ને પાડે શ્રીજી મહારાજ સંતો ભક્તો ની સભા કરીને બેઠા હોય ગોવર્ધનભાઈ નીકળે સવાર પોર તે હજી હાથમાં લોટો દોરી પેલો ધોતી ને એવું બધું એક હાથમાં દાંતણ લઈને આવ્યા તા માટે સવારના અહીં મહારાજ વહેલી સભા કરીને બેઠા તે જેવા ગોવર્ધનભાઈ નીકળ્યા માંગરોળ ના એમણે કીધે ભગવાત આવો જોયા એટલે મહારાજ પાસેથી દંડવત કર્યા બે અરે બેસો બેસો એ જ વખતે ઓલા સુરત ના હરિભક્તો એ સરસ મજાની એટલે ખંભાત ના હરિભક્તો એ સરસ મજાની સૂતર ફેણી ની માટલીઓ મૂકી માટલી મહારાજ ખોલી ને ગોવર્ધનભાઈ આપી ગોર્ધન અમને સૂતર ફેણી જમાય કાઠી દરબારો ભક્તો બધા બેઠા છે એમને બધા મહારાજ ને જમાડવાનું કીધું હમણાં ગોવર્ધન માટીલી લઈને મહારાજ મોઢા દેશે કારણ કે મહારાજે એમ જ કીધું ગોર્ધન હા અમને જમાયડ સૂતર ફેણી એટલે એમ જ થાય ને આ ગોવર્ધનભાઈ તો માટલી હાથમાં લઈને મીંડા પોતે ખાવા અને મહારાજ આ જાય લે હજી ગોવર્ધન થોડાક જમાડ હજી થોડુંક જમાય પેટ ઉપર પછી મારા રોડ કારખાને હવે ગોવર્ધન રાખે હવે બસ હવે જરાય ગયો અરે ગોવર્ધનભાઈ રાખી દીધું પછી મહારાજ કે નહી તને એ વખતે કાઠીઓનો વિચાર થઈ ગયો મારો આમ જમાડવાનું હોય મજા જ પડી જાય કે આ મહારાજ આમ જમાડવાના હોય તો તો આમાંથી બધા બહુ ભાવ આવે ક્યાંય હોય તો કેજો ઓર્ડર એમ પછી મહારાજે કીધું ગોરધન હવે થોડુંક તું જઈ અરે મહારાજ મારાજ દાંત પાણી બાકી છે તમે જોવો સહજાનંદ સ્વામી ની વિભૂતિઓ તમે જોવો સાહેબ તમે એ તો જોવો આ તો બધા છે ને પૂર્વ ગ્રહ થી કોઈ હરખું જોતા નથી એક તો લઈ આવો હવે મારે મેં તો દાંતણ પાણી એ નથી ક્યાં મારે તો નાવું છે આ એક માટલી ગઈ ક્યાં મારે સારું તમે દાંતણ પાણી કરી આવો કાલે તો નાવાનું દાંતણ પાણી કરવા ગયા નાવા દોવા કાઠી દરબારો છે ને પાગડા ઉતારે ને ચડાવે ઉતારે ને ચડાવે એ ભેણે સોમના હા કઈશું ભેણ બાપ ભણતો છે પણ કઈ સમજાવતો નથી હોય માત્ર ભેણ બોલતો છે પણ સમજાવતો તો મને નથી શું હશે કે આ તો કંઈ ખબર નહીં પણ એને મારા ભાવ ઓળખી જાય ને કે આમને કંઈ બહુ ખ્યાલ નથી આવ્યો નિયમ થયો છે કે આ બધું ખોટું છે શું હશે નાઈન જેવા પાછા ગોવર્ધનભાઈ નીકળ્યા એટલે વળી પાછા મારે એ ગોવર્ધન આ એ વખતે મારા જે વડાગુરુ મીઠું સાકર સરખા હોય એ મીઠાનું એક થાળી ને એક થાળી સાકર ભરાવીને રાખી ગોવર્ધનને કે લે ગોવર્ધન લે ખા મારા મોટું ભરીને સાકર આપે એ ખાય મૂઠી ભરી નમક સોલ્ટ મીઠું આપે એ ખાય હવે ઓઈલા જોઈ રહ્યો કે સાકર હરખા કેમ ખાવાય જેટલા આનંદ સાકર ખાય એટલા જ આનંદ નમક ખાય આ વાતને કદાચ કોઈ લિટરેચર માં વાંચે અને આપણે અહીંયા કઈ છે કોઈ સાંભળે તો જે બુદ્ધિજ ને આ ઉપર ઉપર ઉપર ખોપડા ફરી નીકળી ગયું હોય એને એમ તો શું લાગે સાહિત્યક મનોરંજન છે સાહિત્યક મનોરંજન છે વાત સારી છે સમજાવા માટે સારી છે પણ સાહિત્યક મનોરંજન છે અરે ડફોળા સાહિત્યક રંજન નથી આ તારી હાથ પેઢી ઉકલી દે ને તો આ તને જોવા જાણવાય ના મળે હેવા ગોવર્ધનભાઈ શું એની વાત છે અરે હજી ગોવર્ધનભાઈ તો મારાના વખતમાં હતા પણ પછી કેટલા વર્ષ પછી આપણે પુરાણી સ્વામી વાત કરે છે ને ગરડાની અંદર ગોપી સ્વામી વયો વ્રત સાધ હેવા ભગવાનભાઈ તો વિચાર કરો એમાં એ કરી વગત બિચારો પોતાની વાડીયા ગોળના સિંચોડા ફેર્યા છે આવડું ગોળનું ભીલું લાવી અને સ્વામીને આપ્યું સ્વામી લ્યો લ્યો તમે છે ને બપોરે ભોજન ઠાકોર જે મળવા જાવ ને થોડું થોડું ગોળ ખાઈ જો મારી ભાવના છે સામે કોઠારે જો ના સામે કોઠારે દીધું પણ તમને વાપરો રાજી થાય પાટિયા ઉપર ગોળ ને ભીલી આવે ને આવ્યા ઓલા નહીં હા આડા સારું કુડલા બાજુ બધા મળે છે એ દેશી ભીલીઓ આમ આડી એ મૂકી દીધું હવે ખળ હતો ને હોય તો ખરે ને ક્યાંક ક્યાંક એને આ ગોળ ગમી ગયો એટલે એને ગોળનું ભીલું લઈ લીધું સ્વામી તો ધ્યાન ભજન એ ગોળનું ભીલું પડી ગયું અને પેલા તો બધા ગાય કરતા ને લીમ્પિંગ કરતા ને લેમ્પન ટાઇલ્સ મોજક હતી નહિ અને માટી થી બધું લીમ્પો થતું હોય તો એના તમને ખબર છે એના ભીલા પણ આવા વાળેલા હોય એટલે પેલા એ ગોળ ભીલું લઈ લીધું અને માટીની ભીલી ત્યાં રાખી દીધું સ્વામી તો ભગવાન માણસ ઠાકોર જમડો ને ટ્રણું થયો હાઉ બનેલી વાત ત્યાં બાજુ દાંતણ કચવાનો પાણો રાખે ને એ જ પાણાથી એમને થોડું ગોળ દઈ ગયો છે બિચારો એનું હારું થાય ને રાજી થાય તો માટીનું ઢેફું ભાંગી લઈ ગયા સામે આવડા બે ગાગડા પથ્થરમાં નાખીને લઈ ગયા ભંડારમાં જ્યારે બેસતા પંક્તિમાં બેઠા ને પથ્થરમાં બે ગાગડા તો ઓલો ખળ જોઈએ રાખ્યો હાવ માટીના ટેફા બોલો હવે હામે દેખાય છે કેવા નિર્ગુણ ભાવને ભાઈમાં આવે ગોળ ને ધૂળ કઈ સરખી થાય ગીતામાં લખ્યું સમલો કાંચન લોઢું અને સોનું જેને સરખા થઈ જાય છે આ આવી દેહાતી દશાઓ થઈ જાય દેહાતી મૂર્તિના ધ્યાને ત્રિકોણ છે એના ધ્યાને કરીને આ થાય છે આપણે ત્રિકોણ ને માટે આટલી વાત કરી છે ત્રિકોણ છે એમાં ત્રણ ખૂણા છે ને એ રજો ગુણ सत्वगुण आिकोण नाम चरण डाबा चरण मीचे त्रिकोण निकोण महिमा जो आिकोण आ त्रिकोण ना ध्यान करूणा रजोग गुण तमु गुण ने सत्वगुण पार करना त्रिकोण न्यान ત્રણ ગુઠી પાર થઈ જાય નીકળી જાય કેટલી કેટલી ભગવાનના ચરણના ચિહ્નોની ધ્યાનની આ મોટી મોટી વાતો છે કે જે દેહાતી જ થઈ જાય તમે અમેરિકામાં લેટિન અમેરિકાની માયામી એની વચ્ચે દરિયો છે ત્યાં એક બરમૂડા ટ્રાયંગલ છે એ તમને વાંચવામાં આવ્યું છે મોટી મોટી સ્ટીમરો જહાજો પ્લેન એ બધું જ એમાં કેવી રીતે શખ્ત થઈ જાય છે ચુસાઈ જાય છે ખેંચાઈ જાય છે એનો અત્તો પત્તો હજી સુધી કઈ લાગ્યો નથી કેટલાય ગયા એટલે રિસ્ટ્રિક્ટેડ એરિયા છે એ ચુસાઈ જાય છે શું થાય છે કેવો એ બરમુડા ટ્રાયંગલ કહેવાય છે એમ આ સંસાર છે ને એ બરમુડા ટ્રાયંગલ છે એમાં શું છે ત્રણ ખૂણા એના સ્ત્રી ધન અને પુત્ર આ ત્રણમાં ફસાય એમાં જે ગયો એ હજી સુધી નીકળ્યો નથી એમ કેમ લાગે છે સ્ત્રી ધન અને આમાં ફસાઈ જ જાય ઓલામાં તો જે કઈ ગણતરીના જહાજો માણસો મર્યા છે આમાં કેટલા ફસાઈ ગયા કરોડો લાખો અબજો એનું કોઈ હિસાબ આમાં જ મરી ગયા બધા અને હજી મરેજ છે અને ભાઈ હે ગમે એટલી જ્ઞાનની વાતો કરે પણ ઘરે જાય જેમ પાણીનો પ્યાલો આપે કેમ લાગે મૂર્તિ ભૂલાઈ જાય નથી યાદ આવવા દેતા પૈસો પૈસો સ્ત્રી સ્ત્રી દીકરા દીકરા અરે ભાઈ કેવા હા ખોડ ખાપણ વાળું છોકરું એવી માયા છે ખોડ ખાપણ છોકરો જન્મે તો માવતર ને હોય ક્યાંથી આય મહારાજે વચરાનમાં કીધું હેતરૂપી જ માયા છે કળ ચઢાવી મૂકી છે કે સ્ત્રી પુરુષ થકી અરસપરસ હેત થાય સ્ત્રી પુરુષને અને પાછું એ પુરુષ થકી ઉપા એમાં પણ સેજે જ હેત થાય છે નીકળવું હોય તો નીકળાય નહીં આ ટ્રાયંગલ પાર કરવો હોય તો ત્રિકોણનું ધ્યાન કરે એટલે એને પાર કરી છે આવી આટલું નું બળ છે ચરણ ધ્યાન કઈ સામાન્ય તો નથી ભગવાનના ચરણ એ ભાઈ બધાના કેશવ ભગત આવા આવા દાખલા ક્યાંય બને કેશવ ભગવત પરણ એવા પરણી એમના બાપુજી એ માવતરે મારે નથી પરણું સમજદાર મોટો માણસ છોકરો કઈ આવ નાનો નહીં બાળ લગ્ન નતું પરણીને આવ્યા એક જ ઢોલિયા ઉપર એની પત્નીને પેલે દિવસથી માંડીને ઠાકોરજી વાત કરે ભગવાન ભજવાની વાત કરે જેને ભગવાનના ધ્યાને કરીને પર જ્યાં બ્રહ્માદિક દેવતાઓ ઇન્દ્રાદિક દેવતાઓ ખોવાઈ ગયા છે એમાં એમાં કે સૌ એને બેઠા બેઠા ઉપદેશ સંસારમાં કઈ નથી નામાં કઈ પડવા જેવું નથી ભગવાન ભજી લેવા એ જે કામ બાકી બધું આવું છે દુઃખ નો દરિયો છે ભાઈ સાંભળે જેને થવું લાગે એ સત્સંગી નહોતા સત્સંગી હોય તો જે કઈક સાંભળ્યું હોય એટલે એને તે મનમાં સપનાય ન હોય કે આવું સાંભળવા માટે પરિણામ એટલે વહેલા તો કથા માંડી તે આવું એક દિવસ આવી થોડી વાતો કરે અને પછી ભગત એ જ રૂમમાં એ જ રૂમમાં શાસ્ત્રો લખે છે આપણે ગ્રંથો લખે છે ને ભગત ધ્યાનમાં બેસી જાય માળા કરે વિચાર કર આવી રીતે તો મહિનાઓ પસાર થવા માંડે એને રોજ વાતો કરે અને રોજ એ જ રૂમમાં પાછા ભજન કરે તમે વિચાર જાઓ કેટલો આમ ભૂતતા છે તે છ આઠ મહિના નીકળી જાય એટલે છે જે એ જમાના પછી બધા વિચાર કરે ને સીમન નો પ્રસંગ ક્યારે સીમનનો પ્રસંગ ક્યારે ખોળો ક્યારે પછી હું છે અલગમલગની વાતો માટે થાય એટલે બહુ પછી ચણબળવડ ને થાવા એટલે પછી આ બહિરા પૂછે કે આમાં એના સંબંધીઓ આ હોય આડોશી પાડોશી એટલે ઘરવાળાને ખ્યાલ આવે કે આ બધા લોકો વિચાર એવું કરે છે કે સિમન પ્રસંગ ક્યારે આવે પછી એમણે એની સાસુ અને કેશો ભગત બા એને એને વાત કરી બા સીમનનો પ્રસંગ ક્યારેય નહી આવે કેમ તમારા દીકરા અને મારા ધણી એ માણસ નથી દેવ છે એને મને સ્પર્શ સુધા કર્યો નથી હે હા એ દેવ છે માણસ નથી તમે એને સુખેથી ભગવાન ભજવા માટે જ્યાં જાવ હોય ત્યાં જવા દો હું તમારી સેવા સેવા દીકરાની જેમ કરીશ અને તમે સાંભળી લો એને તો સંસારનો ભાવ ઉડી ગયો છે પણ એણે વાતો કરીને મારો સંસાર ઉડાડી નાખ્યો છે મને સંસાર ખારો ઝેર થઈ ગયો છે મને સ્વપ્નમાં સંસાર રહ્યો નથી આ મારો સંસાર ઉડાડી નાખ્યો એણે તો એ કહેવા હશે એમાં તમારા ભાગ અને મારા ભાગ કે આપણને જોગ થયો છે આને પગે લાગીએ ને તોય પાય થઈ જાય ભજન કરવાની જરૂર જ નથી કે પછી કેશવ ભગતને રજા આપી અને જુનાગઢ ગુણાતીતાનંદ સાંઈ પાસે કેશવ ભગત આ જીવન રહ્યા કેવી વાત કેવા ધ્યાન ભજન થાય છે આ ચરણ આ મૂર્તિ એવો મહિમા છે હજી તો ચરણ મહિમા તો કેવો છે હોભરો છે ને કે ઝોલા ખાવા છે ઝોલા ખાવા એ આ જાય કેવો મહિમા છે સાહેબ સાંભળવામાં આવે તો કરવામાં તો અબન જ છે આ શું વાત છે જે મૂર્તિની આપણે વાત લઈને બેઠા છીએ કઈ મૂર્તિ સામાન્ય નથી અરે આ મૂર્તિ વાત પણ સાંભળવી ને એ મહદભાગ્ય છે સાંભળીએ ને વાત સાંભળવી अर्धी राइट बेसी ने बात करी ने सांभ भी, भी यही पेला उपर बैठो बैठो बाजू में बैठो बैठो सांभे थे गोवपद। गोवपद ये राजी थे ये बात सभीज बात सात नहीं करताोण ध्यान थे पची आए गौपद गौपद न्यान करे एट आ संसार गाय पगला जो थे સાગર તરવો હોય અઘરોગર તો નાનો છે ભવસાગર એનાથી પગલા જેવા નિશાની જરૂર પડે ને કઈ નઈ ગાયના પગલા પાર કરવું શું એમ ભાવસાગર ને પાર કરવો ગાયના ગૌપદના ચિહ્ન ધ્યાન કરનારને માટે આટલું ઈજી છે જે ધ્યાનમાં લાગે એને તો ઘણા ઊંડા ભાવ છે પણ એક બઉ સીધી વાત કરીએ તો સંસાર એટલે શું હર્ષ અને શોખ બીજા ભાવો આપણે આગળ ઉપર બધી વાતો થઈ એટલે બધી ઉખેડીએ નહીં પણ એમાં હર્ષ ને શોખ સારું મળે ને ગમતું મળે એટલે હર્ષ થાય એક સૂત્ર બહુ આમ તમારે આડ વાત છે પણ સૂત્ર મનમાં એક પાકું કરી લેવા જેવું છે કહી દઉં આપણને જે ગમે એ આપણને મળે એને આનંદ કહેવાય આપણને જે ગમે એને શું કહેવાય આનંદ જે મળે એ ગમે એને સંતોષ કહેવાય સીધી કેટલી સરસ વાત જે ગમે એ મળે એને શું કહેવાય આનંદ પણ જે મળે એ ગમે એને સંતોષ કહેવાય એ સંતોષ જે મળે એ ગમે એ સંતોષ બહુ મજાનો છે એવું જ છે કે જે મળે એ ગમતું નથી એટલે સંતોષ નથી પાંચ લાખ મળે ને દસ ધાર્યા હોય અને પાંચ મળે તો રોવે કે પાંચ ની ખોટ ગઈ એને કોઈ દિવસ પછી સંતોષ આવે જ નહીં ને પાંચ લાખ ની બેગ ખોવાઈ ગયો મહિના પછી કદાચ કોઈને આવક આવી જાય ને તો એ રોવે હવે શું રડો છો તમને પાંચ લાખ મળી ગયા તો સુખી ન થાય કારણ કે સંતોષ જ નથી એને અને જે મળે છે ગમતું નથી સંસાર સાગર માં એને હર્ષ અને શોખ પછી ક્યારેય થતો નથી નહી તર જેમ દરિયામાં મોજાઓ ઉછળે છે એમ સંસારમાં હર્ષ શોક ના જ મોજા છે ને ગળીક માં માણસ ખુશી અને ગળીક માં ખુશી આમ તમે જો પાગલ માણસ નું કામ કરીએ છીએ આપણે બેદી એવું જ છે ને એક કોક મળવા આવે વેલકમ વેલકમ બીજું આવે તો આ લપકી આવી ગઈ જો તમે જો આખી આ સાયકલ હાલે છે આમ ચાલે છે ને આમ જ ચાલે છે આજે હર્ષ શોક છે એ જે ગૌપદ ધ્યાન કરે એ હર્ષ શોક થી પર થઈ જાય છે એને કોઈ હર્ષ નહીં ને કોઈ શોક પણ નહીં બસ અને બીજું જોવાના સંસાર છે ને એમાંથી મુક્ત થવું પેલું કઠણમાં કઠણ કામ હોય ને તો વ્યવહારની જંજાળો નીકળાય જ નહીં પણ આ બહુપદ નું ધ્યાન કરનારા છે ને એ વ્યવહારમાંથી કેમ નીકળી જાય તમને ખબર ન પડે કોઈ ચીટકાસ જ ન હોય ક્યાંય એ બંધિયાના ડોસા ભગત હરિભક્તો આવ્યા બધા મારાને ગરડે સમજ્યામાં પણ મારા કે મારા ડોસા ભગત નો મારા ડોસા ભગતને હંભાળી રાખે બંધિયા ગામના સરદાર પાસે બંધિયા ગામ અમે ડોસો ભગત કેમ નહીં ડોસો ભગત ક્યાં ડોસો ભગત તો ત્યાં કપાસ કાલાનો વેપારમાં પડેલા યાદ કરે હરિભક્તો કે મારા તમે ડોસા ને સંભારો છો પણ ડોસો તો હોવાર થી સાંજ સુધી એક ધારણ આવી બે ને ધારણ આવી ત્રણ ધારણ આવી ચાર ને એમ જ કરે છે અમે કીધું ચાલો ઉત્સવમાં તો કે આવશું અત્યાર સિઝન છે એટલે તમારો મારા ડોસો ભગત તો બધા તો છે ને ચોટલી સુધી અમે વ્યવહારમાં ડૂબ્યા હોય પણ તમારો ઢોસો ડોસો કરો છી ડોસો તો ચોટલી દેખાતી નથી ચોટલી દેખાતી હતી મહારાજ કે અમારો ડોસો કોઈ દિવસે અમારા વ્યવહારમાં ડૂબે નહીં એટલે હરિભક્તો જે પકડાય આપણે નજરે જોઈએ ચોટલી દેખાતી નથી અને મહારાજ કે અમારો ડોસો કોઈ બંધ થાય નહીં મોટા ને કોણ કે મહારાજ એક લખ્યો ભાઈ આમાં ચિઠ્ઠી લખીને કીધું ઢોસા ભગત માલુમ થાય જ્યાં હોય ત્યાંથી આ વાંચ્યા પછી તુરત પહેરેલા કપડે કાશીની યાત્રાએ જજો અને કાશી થઈ અને અમે જ્યાં હોય ત્યાં અમને મળજો એ બંધિયાના જ એક કીધું કે લે ચીઠીને જા ડોસાની પાસે આપ અને આ આવ્યા ત્યારે આ ખમીસ કાઢી અને આ ખીલીએ ટીંગાડેલું ખાલી બંડી જેવું પહેરેલું અને કપાસને બધું જોખાય ધારણા એક ને ધારણ થાય એમાં હોય આવીને ચીઠી આપી લો મારાની ચીઠી ચીઠી વાંચી જ્યાં હોય ત્યાં જે સ્થિતિમાં હોય તે ચીઠી વાંચીને કાશીની યાત્રા જજો અને પછી જ્યાં હોય ત્યાં મળી હાલતા થઈ ગયા ધારણનું કીધું નહી આ ન થાય મનમાં નક્કી કર્યું હોય તો ઘર છોડી દેવાય નક્કી કર્યું છે ને આપણે પણ કોઈ નક્કી કરે નીકળાય આપણે નક્કી કર્યું તો બધું નીકળી જાય હાલો નક્કી કર્યું છોડી દેવું છે તો વયા જાય પણ કોઈ એમ કે હાલો હવે તમે અત્યારે આઈ જો ને તમને કોઈ સ્કૂટર ઉપર બે હાલો આપડે જવાનું છે ક્યાંય હાલો ને તો ક્યાં જાવ તમે કઈક હોય તો ખરો નીકળી જવા એ ગૌપદના ધ્યાન છે ચરણ ધ્યાન છે નીકળી જાય એને કોઈ બંધન રહેતા નથી પછી શું આવે છે ધનુષ પછી આવે છે ધનુષ જુઓ આ રેખાય છે ધનુષ નું ધ્યાન છે ધનુષ નું ધ્યાન જે કરે એ નિર્ભય ભગવાન કરે ઠાકોરજી ચિંતા એને કશી નહીં પોતે નિર્ભય એ ધ્યાન કરનારા કિશોરલાલ મશરૂવાળા આખી દુનિયા આપણે બધા જાણે છે નામ સાહિત્યકાર ગાંધીજી વખતે એ અકોલામાં એમના પાપુજી અળસીનો મોટો ધંધો આખું ઘર અળસીનું ભર્યું હોય કિશોરભાઈ અને એમના જુગલ એમનો ભાઈ બે નાની ઉંમરના ઘોડિયામાં બેને અવળા હળા સૂડ આવેલું અળસી ભરેલું ખેત જે ઘર એની પડખે દિવાલે દિવસનો સમય અગિયાર વાક્યા હશે અને એક ઘોડિયામાં જુગલ અને કિશોરભાઈ સુતા આખું ઘર અળસીનું ભરેલું શ્રીજી મહારાજ ભગવાન સ્વામિનારાયણના ભક્ત એમના બાપુજી એમ નામ ઈચ્છારામભાઈ નામ પિતાનું નામ ઈચ્છારામભાઈ બઉ સારા વાત શ્રીજી મહારાજ ને ધ્યાન ભજન કરનારા ચિંતા કોને હોય ભગવાન હોય એનો નોકર વાડામાં સૂતે તાવ આવેલો એની ઝુંપડી સૂતો છે ઓરડીમાં ત્યાં જઈને મહારાજ એને ઉઠાડ્યું આ તો એના લખાયેલા જ ગ્રંથોમાં આ વાત છે હોત આપણે જ કહીએ એવું થોડું છે કેટલી આમ આપણને ઓલી કરી દી એવી વાત છે પણ છતાં જેને નથી જ માનવું એ નથી માનતા કુમારપાલ દેસાઈ સાહિત્યકારો બધા લખે છે ઇટની ઇમારત એમાં પ્રગટ કરેલી છે લખેલી છે એટલી આ સરસ અદભુત સાહિત્યકારો જાણે છે આ ઘટના રિઅટી એ નોકરને ભગવાન સામે ઉઠાડ્યું એલાય ઓ તારા શેઠના છોકરા મરી જાય એને લઈ આવ્યા મકાન ફાટવાનું હતું અળસીના વજનથી એટલું બધું ભર્યું હતું ને એટલે દિવાલ ફાટવાની હતી ને દિવાલ ફાટે એટલે આ જુગલ ને કિશોર બે પૂરા થઈ જાય મહારાજ ને ચિંતા થઈ કે મારો વગત છે આને આપત આવે નોકરને જગાડ્યો નોકર ને તાવ આવતું એટલે હ કરીને જોયું હાજર હાજર પાછું હોય ગયો મહારાજ ખસ્યા નહીં એટલે તને કઉ છું લાકડી અડાડી તને કઉ છું તું જા જલ્દી શેઠના છોકરાને લઈ આય નહીં મરી જાય છે એટલે પછી હવે આ કોઈ કહે છે જવું જોઈએ પાછો તાવમાં હતો સુઈ ગયો હવે એ તો એની ઓરડી હતી છેટે દૂર વાડામાં અને અહીંયા જેને જેવા એને સૂડાવ્યા કાળાડા ભૂષ કર્યું આખું મકાન ફાટ્યું ઘોડિયાના તો નામો નિશાન હા હા કાર થઈ ગયો ગામમાં એકદમ લોકો દોડી આવ્યા એની મા રડવામાં બાપુજીને ખબર આપી ઈશારામભાઈ પણ દોડીને આવ્યા આખું ગામ વિચારું બેય છોકરાઓ દટાઈ ગયા એક આખો કરૂણ ઘટના બની ગઈ ને એટલે બધા લાગી પડ્યા જલ્દી અળસી હટાવો અળસાવો જલ્દી અળસી હટાવો એની માં બહુ રડે સંબંધીઓ રડે બે દીકરાઓ એક કાળનો કોળિયો બની જાય લોકો ધીમે ધીમે ઝડપથી બધું અળસી ફગાવતા ગયા છે ઘોડિયાનો પાંગરો આવે કોઈ દાંડીયો હાથમાં આવે ઓહો ઘોડિયા ભાંગ્યાના છોકરા છે એ આખું ઘોડિયા કાઢી લીધું અળસી બધી નોખી કરી નાખી કાંકરે કાંકરો જુદો કર્યો ઘોડિયું ભાંગેલું નીકળ્યું છોકરા જ નીકળ્યા નહીં જ્યાં આવું થાય છે ત્યાં ઓલો નોકર બે આંગળીએ જુગલ ને કિશોર ને વળગાડી અને આ કોલા બહુ થયો ને એટલે આવ્યું આમ જોયું ત્યાં જુગલ ને કિશોર ને નોકર આવેલું એકદમ દોડીને એની વાલથી સ્વામી નારાયણ આવીને શેઠના છોકરા મરી જાય છે તું સુવડાય તારી પડખે લઈ આવ અને હું લઈને મારી પાસે ને સુવડાય એટલે બચી ગયા ઈચ્છારામભાઈ ને થઈ ગયો કેટલી ભગવાન ખબર રાખે મોટી વાત શું છે ઐતિહાસિક એ કે બે છોકરાને સ્વામિનારાયણ મંદિરે ઈચ્છારામભાઈ લઈ ગયા છોકરાઓને પગે લગાડ્યા અને મહારાજને રડતે આંખે હસું પ્રાર્થના કરી મહારાજ આ હવે દીકરા મારા ન કહેવાય આ તો તમારા કહેવાય એટલે કિશોરલાલ ઈચ્છારામ મશરુવાળા નામ હતું સ્કૂલમાં જઈ સર્ટિફિકેટમાં ચેકાવી અને નામ લખાવ્યું કિશોરલાલ ઘનશ્યામદાસ મશરૂવાળા ઠાકોરજી ઘનશ્યામ મહારાજનું નામ બે છોકરા બાપે પોતાનું નામ કાઢી નાખ્યું રજીસ્ટ્રેશનમાં ચડી ગયું અને કિશોરલાલ ભાઈ લખે ત્યાં પણ શું આવે એ જ કિશોરલાલ ઘનશ્યામદાસ મશરૂ વાળા ના છોકરા છે હવે અમારા નથી કેટલી સચોટ ઐતિહાસિક ઘટના પછી મૂળ હોય એ ન માને નિર્ભય થઈ જાય રક્ષા ભગવાન કરે પછી શું આવે છે વ્યોમ આવે પછી આવે વ્યોમ આર્યું વ્યોમ એટલે શું થાય બે ત્રણ વાતો કરીને આજે પૂરું કરીશ આ ચરણ ની વાત છે ને એ લઈ લઈશ ગાવાનું આજે નહી થાય પણ વાત છેલે થોડી વાર જવાય એવી છે એ કરીને પછી પૂરું પડે બહુ ટાઈમ નહીં થાય લઈશું બે ત્રણ વસ્તુ આકાશ ઓહો આકાશ નું જે ધ્યાન કરે એ આકાશ જેવો થાય આકાશ જેવો શું છે આકાશ નો ગુણ શું છે અસંગ છે કોઈ એને સંગ લાગે પૃથ્વી જળ તેજ વાય આકાશ ચારેય ભૂતની ની પ્રવૃત્તિ એમાં પણ આકાશ ખારોય ન થાય ખાટો ન થાય કડવો ન થાય તપે સુ નહી આકાશ એવો પાસ લાગે ગંધાઈ ગયો એવું ના થાય આકાશ છે અસંગ છે અસંખ કેવા પણ એમ તમે દુર્વાસન કરતા જાણે છે ભગવાન ના કરીને જો કેવા ઋષિ મુનિયો ભક્તો થાય છે ગોકુલ પધાર્યા ભગવાન શ્રીકૃષ્ણ એ કહ્યું કે દુર્વાસા ઋષિ આવ્યા છે ગોપીઓને કીધું જમાડો જાઓ આડા જમનાજી છે કેવી રીતે થાળ લઈને જાય એકસો ગોપીઓ સરસ મજાના થાળ એ ગોકુલ મથુરાના બધા દુઈ દકવાન થાળ જમાડો પણ આડા જમનાજી છે કેમ જવાય તો કે જમનાજીને કહેજો શ્રી કૃષ્ણ બાળબ્રહ્મચારી હોય તો માગ દેજો ગોપીઓ એમણે જઈ અને જમનાજીને કીધું કે શ્રી કૃષ્ણ બાલ બ્રહ્મચારી હોય તો અમને માગ દેજો કૃષ્ણ ઉપનિષદ દુર્વાસન જમાડ્યા દુર્વાસાજી પણ એવા ભૂખ્યા એકસો ને થાળ જમી ગયા અને એ થાળ એ બ્રાહ્મણના થોડા હતા ભરવાડ હતા આ ના હતા કૂતરા ચાંદકી નાખી એવડા આવડે રોટલા ઓલા નો તો તાવડી જેવા રોટલા હોય અને એવા પાછા બબે ખાઈ જાય ત્યારે ઓડકાર આવો હોય તો આવે નહી ન પણ આવે એવું એટલે ખેડુ હતો ને એ તો કોષ આગતો હતો ને પછી ઉભો રહી પછી એને બપોરનું ટાણું થયું હતું એટલે બે રોટલા છોડી એટલે ભાત છોડી રોટલા જમી અને ઉપર એક મોટો લોટો બે ત્રણ શેર પાણી સમાય એવો ગડગડ ગડગડ પી ગયો એ તાણે ત્યાં એક વૈદરાજ નીકળ્યા છે ને એ ત્યાં પાણી પીવા રોકાયેલા એમણે આ જોયું આ જીમો બે રોટલા ખાધા ઉપર બ શેર શેર પાણી પી ગયું એટલે એટલે માથું ખંજવવા મળ્યા કારણ કે આયુર્વેદ શાસ્ત્ર ભણે ને એટલે એ કે ભોજનાંતે વારી વિષમ ભોજનાંતે વારી વિષમ ભોજન પછી આટલું બધું પાણી પીવું તો ઝેરનું કામ કહેવાય ભોજન પછી એક ઘૂંટડું જ પાણી પીવાય અને વાત સાચી પાણી તમે જાદુ પીવો તો પાચક રસો છે પાણી સાથે ચુસાય જાય તો બરાબર ડાયજેશન ન થાય અને જેમાં પછી ઘણા લોકો આખા લોટા ડગડગ ડગઢ એક તો આમ જેમ પેટ્રોલ ફ્યુઅલ પૂરે ગાડીમાં એ આમ પાણી પીવાય જ પાણી હંમેશા ઘૂંટડે ઘૂંટડે પીવાય ભલે ઊંચે જ પીવાય આ મોઢે માંડીને પીવાની ચાલ તો બહુ ખરાબ બધાઠું જ પીવાનું બધા મોઢે જ માંડે લબાડેલું જ પીવાનું એમ પીવાય જ નહીં પાણી તો હંમેશા પીવાય પણ એક ઘૂંટડો ભરી અને મોઢું આમ નીચે રાખી એક પેટ્રોલમાં ટાંકીમાં પેટ્રોલ ભરેપૂ ડગડા પણ જેમાં પછી તો એક જ ઘૂંટડો પાણી પીવાય પછી કલાક અર્ધો કલાક પછી પાણી પીવાય એટલે કે ભોજન અંતે વિષમ વારી ભોજન ને અંતે પાણી તો પીએ ઝેર થઈ જાય તો કે પીવું ક્યારે તો કે ભોજન મધ્યમૃતવત ભોજન ની વચ્ચે તમે રોટલી શાકભાત જમો પછી થોડું પાણી પીવો પછી દાળ ભાત જમો તો એ વચ્ચે અમૃતવત વચ્ચે પીવાય એની છૂટ તો ઘા પાછું ખોલીને બે રોટલા પીડા ખાઈ ગયો વૈદ્યજી વચ્ચે થઈ ગયું ને વૈદ્યરાજ કે તને નડે નડતું હોય નડે જોવે નડે અસંગ ગમે દુર્વાસન એકસો આઠ થાળ જીમા દુર્વાસન એક પછી એક જમતા જાય જમતા જાય ને ગોપીઓ મુક્તિ જાય ને એકસો થાળ જમી ગયા ગોપીઓ આશ્ચર્ય પામી ગયો આટલો બધો ભૂખાડવો પણ હશે આમનું કઈ કળ નથી પડતી પછી કીધું મારા જવું છે તો કળો બહુ બતાવું જેનું ખાય એને શ્રાપ દઈ દે અને સતત ક્રોધમાં એવર ક્રોધ ક્રોધ ના એમ કેવાય છે દુર્વાસન એટલો હોઠ જ નહોતો કારણ કે આમ દાંત કચકાચીને ખાઈ જ ગયેલા હોઠ જ ખાઈ ગયેલા બોલો હૈલા જતા હોય ને પવન જો આમ થી આમ જટાવે જટા ને તોડી નાખી દે એવા ક્રોધી દુરવા ક્રોધ એક દરબાર બઉ ક્રોધી હતા ઘી લેવાઈ ગયા ઘી ભરી દીધું બહેણીમાં છલો ભીર્યું આમ માંડ માંડ માપો માં પાવી ગયો દરબાર લઈ નીકળ્યા બરાબર બહેણી ખુલી મથોમાં ઘી ભીર્યું રસ્તો ગામડા એટલે ઠેબા વાગ્યા એટલે ઓલું જલકાય હલો દરવાર બને કેવાનું નહી બી ઝલકાવવાનું નહીં પણ ત્યાં વળી પાછો રોદો આવે ને એનો પાછો અફીણ ઉતરી ગયો એનો એનો એ ડગલવાનું નહીં ત્રીજી વાર ઝલકાવવાહી ઉભારી છે એમ લલકા તારે આખી બહેણી ઊંધી વાળી ને આવ્યા બોલ હવે આવા ક્રોધ શું કામ અને આવા ક્રોધ ને તો તમે અનુભવ વાપરીએ અને બે ત્રણ તો ઓલી ટાંક આમ ટાંક ત્યાં થઈ જાય ઓલી આમ હમે જોવે પછી એને પછતાવો થાય કે આમ દબાવો નતો સારું હતું બે પાખ્યા પળા કરી નાખે પણ એનાથી નઈ બીજો એક અનુભવ તો તમને હશે જ તાળું ખોલે એવી મળે અડધી ચાવી અંદર જ રહી જાય હવે ધીરે જ તો હોળી કઈક ધીરેથી કઈ બંદર ભરીને હલવાઈ ગયો તાળું જ પછી કાપવું પડે દુરવાસ આવા ક્રોધી એટલે ઓલા બતાવે નહિ પછી ગોપીઓ મહારાજ પણ આડી જમનાજી છે તો એને કઈ દેજો દુર્વાસી સદા ઉપવાસી હોય તો માગ દેજો એકસો ને આઠ થાળ ગયા હા ધોઈ ને પી ગયા રોષિત પાછ પાણી નાખીને પીવે ઉપવાસી સદા હોય કે જઈને જમનાજીને કીધું જમનાજી માગ દીધો અસંઘ ભગવાન ધ્યાને કરીને ગોવર્ધનભાઈ ને ઘેરે વરેડા પડેલા અસંખ એને કે ગોવર્ધનભાઈ તમે જો ભાઈ સ્વામિનારાયણ ભગવાનના સમ ન ખવાય પણ સમ ખાઈને કઉ છું હું ક્યારે પરિણો મારે સંસાર હતો કે નહીં પરિણતો કે નહીં છોકરા હતા કે નહીં છે કે નહીં મને ખબર નથી હવે આને શું કેવું હું પરિણત તમે કયો છો પરિણા છો તમે એટલે હું માનું છું કે હું પરિણામ હોઈશ પણ મને ખબર નથી એ પરણવાઈ ગયા તોય ખબર નથી વિચાર કરો એને છોકરા થયા તોય ખબર નથી ક્રિયા કરે છતાં ક્રિયા લોપે નહીં એને અસંખ કહેવાય કેવી રીતે ક્રિયા કરે છતાં ક્રિયા લોપે નહીં અસંગ પણ આકાશ છે ને એ સર્વાધાર છે સર્વાધાર એટલે પૃથ્વી જળ તેજ વાયુ એ ચારેય ભૂત આધાર આકાશ છે આકાશ ન હોય તો કોઈ ભૂત ક્રિયા થાય નહીં ભૂત એટલે પેલા નહીં સ્વીચ ડાકડ ની એવા ભૂત નથી કેતો પણ પદાર્થો એ એક કઈ ક્રિયા થાય જ અવકાશ શૂન્ય અવકાશમાં કઈ થાય નહીં અવકાશ જોઈએ આકાશ જોઈએ આકાશ સર્વ આધાર છે એમ જે ભગવાનના ચરણના વ્યોમનું એટલે આકાશનું ધ્યાન કરે તો સત્ય વિશ્વમાં વચનો કહ્યું કે એવા જે ભગવાનના ભક્તના સંત છે એ તો આખા બ્રહ્માંડના જીવોના આધાર રૂપ એના નેત્રને પ્રકાશ આપનારા એ છે એના પગમાં ચાલવાની શક્તિ આપનારા પણ એ છે એની સર્વ પ્રકાશ કરનારા એ સંતને ભક્ત છે કેમ ભગવાનને ધ્યાન એને સંબંધે કરીને ત્રીજી વાત આકાશ છે ને એ વ્યાપક છે કેવો છે એની દ્રષ્ટિ વ્યાપક થઈ જાય છે હવે આધ્યાત્મિક દ્રષ્ટિ તો અલગ છે પણ હું તમને અહીં થોડું મારે કેવું છે એટલે મારે કેવું છે કેવું છે એટલે જ કેવું છે એમ ભગવાનનું ધ્યાન અને ભગવાનને જાણનારો ભગવાનને સર્વોપરી ભાવે ભજનારો સાચો ભક્ત હોય તો એની દ્રષ્ટિ વ્યાપક થયા વગર રહે નહીં અને સર્વોપરી ભાવ સમજ્યાનો અર્થ જ એ છે કે સર્વોપરીનો ખોડો મોટો હોય બધાને સમાવીને બેસે એને સર્વોપરી એ બધાને સમાવી પણ આ તો હું તો રામની સામૂહ ન જઉં સર્વોપરી ક્યાંથી વ્યતિરેક હોય બધા એમાં બેઠો હોય અને બધા એના હોય એના સિવાય છે કોઈનું અરે ઈન શોર્ટ કહું કે તમે જે બીજા દેવ દેવતા ઉતારાથી બધા જે ગણતા હો એ બધાને તમે માનો કે ભક્ત ગણતા હો તોય આદર પાત્ર અને વંદન પૂજન કરવા યોગ્ય છે આપણે એકબીજા ભક્તોને શું કામ પગે લાગીએ છીએ આપણા ઈષ્ટના છે એટલે ને ઇષ્ટના ભક્ત છે એટલે જ તો ભક્ત માનો તોય એનો ક્યારેય અવગણના કરી શકાય નહીં અવગણના અને ગોપાળાના છે મને હજી મેં ખૂબ ખોલ્યું છે તમને જડેત મને કહેજો હું તમને ચોખ્ખી ચેલેન્જ આપું છું ગોપાળાનંદ સ્વામી ગુણાદિત્યાનંદ સ્વામી અબજી બાપા નિત્યાનંદ સ્વામી શુકાનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી જે જે હોય તે પ્રસાદાનંદ સ્વામી વિધાત્રાનંદ સ્વામી નિર્ગુણ સ્વામી બીજા જે જે બધા ભક્તો સંતો થયા એમાં ક્યાંય આવો જેને કહેવાય ને શું કહેવાય અતિવાદ ક્યાંય નથી બધાએ જ ભગવાનના જેટલા દેહ અવતારો બધાનો આદર એટલો જ એટલો જ ફિરો નિત્યાનંદ સ્વામી તો સર્વોપરી માટે કેટલા પેલા છતાંય એમનું બધું સાહિત્ય વાંચો શ્રી હરે કવચ વાંચો તમે ચાલો એનું મંગળાચરણ કરે ને પેલું નામ શું લખે શ્રી કૃષ્ણમ પુરુષોત્તમ પુરુષોત્તમ વર્ણિવ પેલું નામ અને આજે ઘણા એ શું કરે ક્યાંય કીર્તનમાં કૃષ્ણ નામ આવે કાઢ નાખે વૈકુંઠ નામ આવે કાઢ નાખે ગોલોક નામ આવે કાઢ નાખે અરે બધું બધું જેમ એવું કેમ થતું હોય એ કરે એને આપણને વિરોધ જ નથી એમની રૂચિની વાત છે આપણે એની ટીકા નથી કરતા હું તો આપણે જે સાંભળે એને આપણે સમજાવવાની વાત છે બાકી એ તો એમને ગમતું બધન કરે એનો આપણે વિરોધ નથી ને આપણે વિરોધ કરીએ તો આપણે ખોટાથી ભાઈ એ એમની રૂચિની વાત છે પણ સાચી વાત આ છે કે કોઈ મોટા એ કર્યું નથી આવું એવું તો આપણે કહી શકીએ ને આપણા હૈયાની વાત આપણે ન કહી શકીએ કે કોઈ આવું કર્યું નથી કર્યું હોય એવું કોઈ એક દેખાડો तो अमने कोई करूपन हिसाब सत्ता स्वयं मानो स्वयं ना मानो अवतार हिसाब ये आदर करव सर्वोपरि जल के कई न थी उल्टा ना अनादर थे द्रोह अपराध है थुलियां जे बद लेता અને આનું નામ લેવા સંકોચ કેમ આવે એ તો કોઈ રીતે ગળે ઉતરે એવી વાત છે એટલે એ અનુકૂળ પડતું નથી નિત્યાનંદ સ્વામી ગોપાળ સ્વામી ગીતા ઉપર ભાષ્ય લખતા હોય ઉપનિષદો પર ભાષ્ય લખતા હોય બીજી બધી વાત એમની વાતો માં આ જુઓ તે જોવો પણ બધું બધાનો આદર છે અને છતાંય કઈ આપણે જે ઉપાસના છે એમાં જરાય પણ રંચ માત્ર કઈ નબળું પડતું નથી ઉલટાનું બળવત્તર થાય છે સારું છે અને એ જ હોવું જોઈએ સર્વોપરી ભાવત એ છે ને કે એનાથી એનું કોણ નથી એ ના માની ને પતિવ્રતાનું સોળમું છે મધ્યનું સોળમું છે બીજા એને જે જે માને સેવા શુશ્રુષા કરે એ પોતાના પતિના સંબંધી જાણીને કરે પણ એ પતિવ્રતા નારી એમ કે મારી ઓસરીમાં કોઈ ભીરું છે ને ઘીરું છે ટાંટો ભાંગી નાખું એ યોગ્ય કહેવાય પોતાના પતિના સંબંધી બધાનો આદર અન જળથી શુશ્રુષા કરે પણ અનન્ય સમર્પિત અને જોડાયેલી પોતાના પતિ પણ બધા છે કોના તો મારા પતિના સંબંધી છે કોઈ પણ જાતના કોઈ નજીક કોઈ દૂર પેલો બધા એના છે એ સમજણ શ્રીજી મહારાજની છે એ સમજણ મોટાની છે એટલે આપણે વાત કરવી ગળે ઉતરે તો ઉતારવી ન ઉતરે તો તમારામાં કોઈ સવાલ જ નથી પણ આ તો આપણે જનરલી આ એક વાત એટલા માટે કરી ક્યાંક ઘણા કોઈ પૂછતા હોય એટલે આપણે જાહેરમાં બાદ કરી દીધી ભાઈ આવું શ્રીજી મહારાજ મોટા સંતો ગોપાલનંદ સ્વામી આ બધાની એ બધાની આ રૂચિ છે અબજી બાપા સમિત આ બધાની રૂચિ આ છે અને એ શાસ્ત્ર ન્યાય છે એટલે વ્યાપક દ્રષ્ટિ થઈ જાય એ બધાને સ્વીકાર કરે એને આવરણ હોય ને પછીની એક વાત કે જે વ્યોમનું ધ્યાન કરે એ કેવો થાય છે નિરાવરણ આકાશને આવરણ ક્યાં આકાશ ક્યાં ઘૂસ મારે નહીં ક્યાં પેશની બધે પેઠીને બેઠો છે ને આકાશ નિરાવરણ થઈ જાય એ ભગવાન સહજાનંદ સ્વામીની મૂર્તિના ધ્યાને કરીને તમે જુઓ શ્રીજી મહારાજ ધરમપુર પધાર્યા કુશળ કુંવરભાઈ ને ધરમપુર ક્યાં આવ્યું સુરત નવસાર વલસાડ ની આગળ ત્યાં ધરમપુર સ્ટેટ છે ત્યાં શ્રીજી મહારાજ છે ભાવનગર માંથી ગરડા થઈને ત્યાં ગયા કેટલું થાય તમે જોવો છો ને આમ ગુજરાતને જોતા ધરમપુર ત્યાં પહોંચ્યા ધરમપુર ના મહારાણી કુશળ કુંવરભાઈ અનન્ય ભક્ત થોડા દિવસ વીત્યા એટલે મહારાજને પ્રાર્થના કરી મહારાજ મારી એક ઈચ્છા અધૂરી રહી જાય છે કયો મહારાજ એટલા બધા આધીન હતા એને પ્રેમને મારે બધા સંતોને અહીંયા તેડાવા થોડા તો આવ્યા પણ બધા આવે અને અહીંયા મારા તમે રંગોત્સવ ક્યાં એ સંતો ફરતા હોય વિચરતા હોય દૂર દૂર હોય બધા અને અહીંયા બોલાવા એ હવે તો કેવી રીતે થાય મહારાજ દયા કરી કરો પણ તમે સમજો દૂર દેશાવર ક્યાં ક્યાં કોણ ક્યાં સંતો કેવી રીતે બધા ભેળા કરીએ અત્યારે પણ મહારાજ મારી મનની મનમાં રહી જાય છે મહારાજ કે સારું ઈચ્છા પૂરી કરી મહારાજે આવેલા માધવદાસ સાધુ બેઠેલા દાસ પંક્તિના પણ સાધુ બનાવેલા ને નંદ સંતો પણ હતા મુક્તાનંદ સાંઈ પ્રેમાનંદ સાંઈ દેવાનંદ સાંઈ એમ જાનકી માધવદાસ આવા બધા દાસ પાછળ આવે એવાય સંતો મહારાજે દીક્ષા આપેલી માધવદાસ ની સામે મહારાજે જોયું માધવદાસ હા જાઓ બધા સંતો આમંત્રણ આપી દો ધરમપુર આવી જાય પાંચ ડગલા આમથી ગયા અદ્રશ આ બધા કઈ ક્યાં ગયા એજ તો સહજાનંદ સ્વામી નું છે એ આ મૂર્તિ અલૌકિકતા છે कहवा क्या आया क्यारा आया महाराज के शो <laughs> विचार करो ते बद क्या महाराजा धर्मपुर बोला बदाये जाए जो। બધા હોય હર ભક્તો અત્યારે કાઢે ને કઈ એમ તો આપડે ઘોડા દોડા ને થાય કે માંડ એક ગામ થી બીજા ગામ જવાય સમાચાર અપાયું બધા કહી આવ્યો અને માધવદાસ બેસી ગયા એટલે મહારાજ આ સાધુ કીએ છે એમને મનાતું નથી માધવદાસ ને મહારાજ કે આ બધા કે શું હમણાં બપોર પછી બધા મનસી આવવા એની મેળે પૂજો ને કે હું ગયો તો નહીં એમ કેવા બપોર પછી કોઈ બે સંતો કોઈ પાંચ સંતો ખાવાનું ચાલુ થઈ ગયું કે માધવ દાસધવ દાસવા મહારાજ ધરમપુર બોલાવે છે ને આવજું પચા પચો હો હો બસો બસો ગાવ અઢીસો અઢીસો ત્રણસો ત્રણસો ઉપર ક્ષણોમાં જઈને માધવદાસ બધા એ કાર્ય થઈને કયા એવા આ ભગવાન મૂર્તિના ધ્યાને કરીને કાર્ય ઘટના એવો વ્યોમ ધ્યાને કરીને નિરાવરણ થાય છે નિરાવરણ સ્થિતિ થાય છે નિરાવરણ દ્રષ્ટિ થાય છે આ કા એ બ્રહ્માંડ માં વ્યાપવાની તાકાત આવે એવું આ ભગવાન ના ધ્યાને કરીને થાય છે હવે એક રહ્યું કયું કળશ કળશ નું ધ્યાન કરે એમાં શું પહેર્યું છે કે અમૃત પહેર્યું છે ભગવાનની મૂર્તિમાં જે અમૃત રસ નો સ્વાદ છે ને એ ડૂબી જાય પછી એને એમાંથી નીકળવું કઠણ પડે બીજી વાત જવાજીઓ લોધિકા દરબાર અભે સીજી ઓહો એક વખત ના શિકારી કુલક્ષણયુક્ત હિંસાચારી ગુરુ ગોપાળાનંદ સ્વામી દ્રષ્ટિ કરે અને લોધિકા દરબાર આવે છે ખૂટડો નવજીવાન પગમાં પડી જાય અને જીવ બદલાય એનો અને ભક્ત થાય ધ્યાનમાં બેસે એક કલાક સવારના ના બે ના ત્રણ ના ચાર ના છ છ કલાક સુધી એક આસને એની માઢ મેળવી ઉપર બેસી અને પૂરી તાકીદ એના ગ્રાસના બાર બાર ગામડાઓ હોય ગમે તેવા મળવા આવે રાજ ખાલસાઇ જાવ બધું લઈ લૂંટાઈ જાઓ લૂંટાઈ જાઓ ઘરીબંધુ કે હથિયાર બનશે એની કોઈ દરવાજે નીચે ઊભા હોય કોઈથી ઉપર જવાય નહીં બસ અને છ લાખ છ છ કલાક સુધી ધ્યાનમાં ઉઠવાનું મન થાય કે અમૃત કુંભનો સ્વાદ છે ભગવાનની મૂર્તિને રૂમે રે અમૃત કર્યું એટલે સ્વાદ આવે છે કે પછી તૃપ્ત થઈ જાય છે અમૃત કુંભ છે ભગવાન મૂર્તિ અને બીજું શું છે કે આ ધ્યાન કરનારા કળશ છે ને એટલે કળશ ચડાયો કલ્યાણનો ઉપર કળશ ચડી જાય પછી શું કે પૂરું થઈ ગયું એટલે આ મૂર્તિનું આ ચરણનું આ કળશ ધ્યાન કરનારા જે કલ્યાણની પ્રાપ્તિ થાય છે એનાથી પછી આગળ કઈ છે નહીં આવી પ્રાપ્તિ એને થાય છે आवा चरण ने चरण चिन्ह अर्धचंद्र हाँ अर्धचंद्र चंद्र छे शीतलता है शीतलता टाढ़ू थी जाए बस। उत्ताप कृष्ण चरण दास स्वामी ध्यानी स्वामी कहवा जुनागढ़ देश बहुत ध्यान मग्न रहता નાના નાના સંતો હોય ને એમની પાસે આવે સામે ધ્યાન શીખવાડો ધ્યાન સાધુ હોય ભલે નવા હોય કે નવા જ કેવાય ને સચંગમાં ભલે જૂના હોય હે સામે આમ એટલું બધું સુખ અરે ટાઢું થઈ જાય હૈયું ટાઢુ હા હૈયું ટાઢુ થઈ જાય હા હાજુ એટલે પાપ માનતો નથી લાય તારો હાથ એનો હાથ લઈને છાતી અડાડે સાહેબ એ કૃષ્ણચરણદાસજી સ્વામી છાતી પોતે હાથ અડાડે બરફ ઉપર મૂકો ને એવું કોઈ પણ આવે તમારે થાય ટાળો તમે જો અડી જવો અને એની હાથ અડાડતા હવે માયનામ ના આવી વાત કેમ પુરુષોત્તમ નારાયણ સાક્ષાત બેઠા છે શાંતિનો મહાસાગર અહી બેઠો છે મૂકો હાથ ચર હોય ઓહો કેવું એ ધ્યાને કરીને એવી પરમ શાંતિ ભલે એવું ટાઢું આપણને ન થાય પણ એને પરમ સર્વ એને પરમ શાંતિ વળે છે અને બીજું अर्धचंद्र से बीजनो चंद्र है प्रतिदिन ये कीति वाई है सत्संग में वृद्धि पमत जाए अर्धचंद्रना ध्याने करव सरस मजा सौ चिन्हना ध्यान रूप आए जो मनन करिए विचारी ध्यान करिएटूँ आप जीवन परम श्रेय थे भगवान स्वरूप में आप जटलू कामनू टाढ़ હવે જેટલા ચાલીએ એટલા આપણું કામનું જેટલું મોડું કરીએ એટલું આપણું નુકસાન કરવું ન કરવું કેટલું ક્યારે કેમ એ બધું આપણા હાથમાં છે ભગવાને જેવું સૂજાડ્યું એવું મેં તમને કહ્યું હવે તમને જેવું સૂજે એવું તમે હૈયામાં ધારજો આગળની વાતો આવતા શુક્રવારે આપણે કરીશું સહજાનંદ સ્વામી મહારા